જય સ્વામિનારાયણ મા કુરુ ધન જન યૌવન ગવ હરાતી્યાલ માયા માયા જ મૂઢમ તે ત્રીજો શ્લોક મા કુરુ ધન જન યૌવન ગરાતીાત્લ માયામય મિદમ અખિલ ભીતા બ્રહ્મપદમ પ્રવિશ્ય વિદિવા ભજગોવિંદ મા એટલે નહીં સંસ્કૃત માં મા એટલે નહીં કુરુ એટલે કરો નહીં મા કુરું એટલે કરો નહીં શું ન કરો ધન જન યવન નો ગર્વ ધન સંપત્તિનો ગર્વ ન કરો જન એટલે લોકો એટલે સ્વજન માતા પિતા પુત્ર પરિવાર પત્ની બાળકો સંબંધીઓ કોઈ બહુ મોટી વ્યક્તિઓની સાથે પરિચય હોય સંબંધ હોય સાધુ સંતો હોય તો એમને પોતાના બહુ માનનારા શિષ્ય સમુદાયોનો ગર્વ ન કરો અને યૌવનનો ગર્વ ન કરો જુવાનીનો ગર્વ ન કરવો શા માટે કાળની એક થપાટ પડે ત્યાં બધું હતું નહોતું થઈ જાય ક્યારે ક્યાં બધું ઉડી જાય એ ખબર પડતી નથી તો એનો ગર્વ કરવાની શું જરૂર છે માટે ક્યારેય નાશ ન પામે એવા ભગવાનનો માણસને જરા મમ્મત હોય એ ઉત્તમ છે અને એ જ અંતિમ લક્ષ્ય છે કારણ કે ભગવાન ક્યારેય જીવને છોડતા નથી બાકી તો બધા ક્યારે છોડીને જતા રહી એ કાંઈ કહેવાય નહીં પછી કહ્યું માયામય ઈદમ અખિલમ હિતવા આ બધું માયામય છે શું ધન જન યૌવન બધું માયામય છે એટલે એક તો છેતરામણું છે લાગે પોતાનું લાગે પોતાના પણ હોય નહીં માયા કોને કહેવાય કે જ્યાં જલ હોય ત્યાં સ્થળ દેખાય છલ હોય ત્યાં જળ દેખાય જાદુગીરી જેવું ત્યાં લાગે પોતાના હોય જોજનો દૂર દેખાય પણ હોય નહી બીજું નાશવંત છે અને ત્રીજું દુઃખદાયક છે મનાય તો ને દુઃખદાયક પૈસો દુઃખદાયક મનાય પરિવાર દુઃખદાયક મનાય અને જુવાની દુઃખદાયક મનાય તું આ વાત સમજાય દુઃખ છુપાયેલું છે એટલે દેખાતું નથી સુખદાયક પણ છે કે જુવાની સુખદાયક ના હોય પૈસો સુખ ના આપે સ્વજનો હોય તો સારું ન લાગે લાગે પણ દુઃખ પણ ઘણું છે ન હોય કાંઈ અને જે મજા આવે એવી હોય ને મજા ન આવે એ તો જે માણે એ જાણે પણ એ બધું માયામય છે એટલે સમજાય નહીં વાતે ના સમજાય ગળય ના ઉતરે માયામય છે એક જાદુગરની માયા નથી સમજાતી તો આ માયા ક્યાંથી સમજાય તમે ટાંઢે કોઠે સાંભળી લ્યો કારણ કે એક વસ્તુ તમે છોડવાની નથી આ કરશે પણ સમજાય છૂટે નહીં કારણ કે માયામય છે જાદુગર ની માયા સમજાય નટવર્જ એની માયા કેમ સમજાય એનું જ રચેલું છે એને જે માયામય એટલે છેતરામણું જાણી જાય છે તો એ નાશ્વન દુઃખદાયક અને માયામય એટલે છેતરામણું જાણીને શું કરવાનું બ્રહ્મ પદમ તો આમ પ્રવિષ્ય બ્રાહ્મી સ્થિતિ બ્રહ્મપદ એટલે ભગવાનનું અક્ષરધામ દિવ્યધામ બ્રહ્મપદ એટલે ભગવાનનું સ્વરૂપ મૂર્તિ એને વિદિતવા એટલે એનો મહિમા જાણીને મૂર્તિનો ભજનનો ધામનો આત્મશ્રેયનો આત્મસ્થિતિનો એનો મહિમા જાણીને એમાં મન લગાવને એ માર્ગે ચાવને એમાં પ્રવેશ કર અને શું કર ગજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતી કેટલી સરસ મીઠી વાત છે ગળે ઉતરી જાય તો ધન જન અને યવન જન શબ્દો આવે એટલે હવે યાદ જ રાખવાનું બધું સ્વજનો મિત્રો ભાઈઓ પરિચિત વ્યક્તિઓ શિષ્યો અનુયાયીઓ માનનારા બધા રાજકીય પક્ષોને માનનારા હોય એ બધું એનો બધા મતદારો એ બધું એનો જેટલો સમુદાય એટલો ગર્વ તો ધન જન યૌવન ગર્વ ન કરવ એટલે ખબર છે ને શું ગર્વ એટલે શું અહંકાર એનો અહંકાર કરવાનો હે ભાઈ પણ અહંકાર છૂટે ખબર છે અહંકાર આપણને હેરાન કરે અહંકાર આપણને પછાડે અહંકાર વાત વાતમાં પ્રસંગ બગાડી નાખે હાથમાં આવેલી બાજી બગાડી નાખ દુખી દુઃખી કરનાખ અહં તો એવી ચીજ છે છતાંય અહંકાર છૂટતો નથી ટળતો નથી કેમ બહુ વિચિત્ર અહંકાર અતિ વિચિત્ર છે હમ અહંકાર એટલે શું અહંકાર એટલે શું હવે તમે હું લખો એમાં વળાક કેટલા છે જુઓ તમે છે ને વિચિત્ર આમા એમાં હિન્દી નહોતો આમા આમા થાય લાંબુ પૂછડું કરે માથે ટોપો કરી મીંડું કરી અતિ વિચિત્ર અને સમ્રાટ જેવો બસ જરાય નીચો ને કાળિયા કોશી જેવો કાળિયો કોશી નામનું પક્ષી થાય છે કાબર થી નાનું ચકલી થી મોટું એ હેઠું બેસે જ નહીં કાંઈક છેલ્લી ઢેફ હોય તેના ઉપર બેસે દિવાલ ઉપર બેસે ઊંચો બેસે નીચે સપાટ ભૂમિ ઉપર મરી જાય ત્યાં સુધી કોઈ દિવસો કોશી જીવડો પક્ષી બેસે નહી અહંકાર છે ને એવો છે એ હું હું હું ક્રાજ કર કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ ઉંદર ચકલા છું છું છું કોયલ ગુંજે કું કું કું ઘમરા ગુંજે ગું ગું ગું એક માનવ બોલે હું હું હું અતિ વિચિત્ર છે એની વિચિત્રતા જાણવા જેવી છે એટલે એ જો સમજાઈ જાય ને તો ખબર પડી જાય કે આ છૂટે જ નહીં અહમ છૂટવો મહારાજા ભરતૃરી બાણું લાખ માળવાનો બાણું લાખ માળવા એટલે શું કઈક સંપત્તિનું ગણવાનું એકમ હશે કઈક બાણું લાખ ગામડા હોય એની પાસે એવું બહુ કારણ કે અત્યારે ભારતના સાઠ લાખ ગામડા હશે હું માનું છું સાઠ લાખની આસપાસ ગામડાઓ હશે તો બાણું લાખ ગામડા તો અત્યારે ક્યાંથી હોય ભરતુઅરી પાસે તો બાણું લાખ મકાન ના હશે હવે મકાન એટલા હોય તો એકની અંદર બ બે પાંચ પાંચ એ જમાનામાં દસ દરતા ક્યાં જાય વાત બહુ મોટું થઈ બાણું લાખ માણસો હશે બાણું લાખ માણસો એ બઉ થઈ પણ કોઈ એકમ હશે એવો અથવા તો એટલા રોકડા રૂપિયા હોય સોના મોહર હોય રામ જાણે પણ બાણું લાખ માળવાનું ધણી એટલે બસ હૈજ થઈ ગઈ એવા મહારાજા ભરતૃહરી અને એની મહારાણી એટલે પત્ની અર્ધાંગના ધર્મ એમણે દવગો દીધો ને બે વફા થયા જાણો છો ને એટલે પછી ભરતૃહિ વૈરાગ થઈ ગયો તે દે મૈયા ભિક્ષા મહારાણી પિંગલા બધું છોડીને નીકળી ગયા ખરેખર વૈરાગ ચડી છોડી દેવું ચેતન વાળો તો છોડ્યો બાકી ઘણા પીંગળા દગા દેતી હોય છે એટલે ઘરવાળી મરવા પડી એટલે પછી મરતા મરતા એનો જીવ એને ધણી પૂછતો હતો હું મરી જાઉં તો તમને શું થાય અરે હું તો ગાંડો થઈ જાઉં ગાંડા થી જા આટલું બધું હેત હા હું તો ગાંડો થઈ જાઉં એમ તો તમે બીજું લગ્ન નહી કરો ગાંડા એટલે આ ચેતન વાળો એ મહારાજા ભરતુર વરે બધું છોડીને વૈરાગ થઈ ગયું શ્રૃંગાર શતક લખ્યું છે એમણે સો શ્લોક શતક એટલે શ્રૃંગાર રસ નું વર્ણન કરતું પરણવાની ઈચ્છા ન હોય એક વાર પાઠ કરે ને લગભગ ચડી જાય એવું છે કોઈ પાઠ કરે ચિંતામણી જેમ એવું લખ્યું છે અને પછી વૈરાગ્ય થયો ત્યારે એને વૈરાગ્ય શતક લખ્યું છે એવો વૈરાગ્ય લખ્યો છે બે એને અનુભૂતિ નો વિષય ત્રીજું એને શતક લખ્યું છે નીતિ શતક એમાં નીતિનું બહુ અદ્ભુત વર્ણન કર્યું ત્રણ ગ્રંથ અદભુત છે મહારાજાઓ એ વખતના સંસ્કૃતના પ્રગાંઠ વિદ્વાનો આજની તો વાત મૂકી ભરતૃહરિ મહારાજ બાણું લાખ માળો ધણી ભેક લઈ લીધો અને એ મસ્ત થઈને ભરે એમાં બે ત્રણ દિવસના ભૂખ્યા અને રહેવાનું કોઈને ત્યાં આશરો નહીં સ્મશાનમાં પીડ્યો એવા બે ત્રણ દિવસ પછી થોડો કંઈક લોટ મેળવ્યો હશે તો એની બાટી ભાખરી સ્મશાનમાં લાકડાઓ સળગાવી બાટી શકતા હતા કેવા મહારાજાને આજા એ સ્મશાનમાં બાટી શકે છે અવકાશ માર્ગે શિવ પાર્વતીજી નીકળ્યા પાર્વતીજીએ આ દ્રશ્ય જોયું શિવજીએ પણ જોયું પણ પાર્વતીથી અભિભૂત બહુ થઈ ગયા એ મહારાજ હા આવો મહારાજ સમ્રાટ ના બબે ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો સ્મશાનમાં આવી રીતે ભાખરી શકે કેવી મસ્તી કેવો વાય આનો કેવો ત્યાગ છે મહારાજ હા કહેવાય અદ્ભુત શિવજી એવું આમ હુંકારો કરીને હસ્યા ને પાર્વતી માઠું બહુ લાગ્યું તમે પુરુષો અમારી વાતને તરત ઉડા તમારી નખમાં હોય છે તમને ખબર નથી હોતી અમે બોલીએ એટલે પણ સતી કેવો ત્યાગ એમ નથી આટલું બધું છોડ્યો કેવો સમ્રાટ અને આજ મશાન માં ભાખરી શકે એના ત્યાગ વિરાગને વંદન કરવા પડે હા તો કરો ને વંદન એમ મને શું વાંધો છે પણ ઈ પત્ની શું હોય તમે મારી યાર કરો એમ ઈ એ તકલીફ ત્યાં અહમદજી કે પણ સતી હવે તમે પગે લાગો મન કાંઈ બહુ નથી પગે લાગવા જેવું લાગતું બસ માઠું લાગી ગયું માઠું લાગી જાય મોઢું ફેરવી જાય મોઢું ફેરવે એટલે ધણી હોય એને છે એમ થાય કે બહુ વળી આવું થઈ ગયું એટલે તારે ફોહ લાવે કહે કે એવું નથી ચાલો મારી સાથે તમે બોલતા નહીં કાંઈ ભરતૃજી મહારાજ ભાખરી શેકતા પાછળ ઉભા અને શિવજી એનું પાત્ર લંબાવ્યું ભિક્ષમ દેહિ ભરતૃરી મહારાજ ભાખરી શેકતા હતા ને પાંચેક ભાખરી થયેલી બાટી એ પાછળ બે ત્રણ દિવસ ભૂખ્યો પાછળ જોયું નહીં કે પુકાર કરનાર કોણ છે એમ થપો લઈને પાત્ર માં આપી દીધી પાછળ પણ ન જોયું અને ભવાની કયો કયો મારે હું અમજ વંદન કરતી હતી માણે જોતો પણ નથી દેખતો પણ નથી આમ આપી દીધી અને આખ્યો મીચી ગયો આના ત્યાગ ને વંદન છે તમને કંઈ ચૂપ રહ્યો હજી હા હજી હું કાચી સાંભળ આટલું થયું ને એટલે મહાદેવજી એ પેલા કીધું અરે મહારાજ મહાત્માજી તમે બબે ત્રણ દિવસના ભૂખ્યા અને આજ આવી રીતે માંડ ભોજન મેળવ્યું તો તમે ભિક્ષાંત દેહી કર્યું ત્યાં તમે આમ પાંચે પાંચ ભાખરી આમ તમે જોયા વગર આપી દીધી ભિક્ષુકને અને ભરતું મહારાજ બોયલા બાણું લાખ માળવો છોડી દીધો પાંચ ભાખરી છોડવામાં શું બાણું લાખ માળવો ફાટી દઈને છોડી દીધો પાંચ ભાખરી છોડવામાં શું મહાદેવજી ભવાને કહ્યું જોયું હજી માળવો ગુમે છે આ અહંકાર ની વિચિત્રતા હોય તો એનો અહંકાર ઇંગ્લિશ નો આપણે હિન્દી ની આ હું વાત કરી લીધી ગુજરાતી ને કરી લીધી ઇંગ્લિશ નો આય જુઓ તમે આમાં ઊભો લીટો હોય ઉપર ને નીચે બે લીટા હોય ને આ એવી રીતે હોય ને હવે આય ને ઊંધો પલટી ખાઈ જાય બધું હોય તો કે મારી પાસે બીજા પાસે આવું ના હોય છે પચી લાખ ની ગાડી કઈની પાસે ચાલો પોષ એરિયામાં મકાન જો ચકરી ખાઈ પડી જાવ એટલે ભાઈ તું ખાને માળગો છીએ અમને શું કેમ ખવડાવે છે તો એનો અહંકાર આ ભરતું બાળું લાખ માળવા હતા ત્યારે એવી રીતે કરીને આમ મેદાનમાં આવતા હશે કચેરીમાં આવતા છે તો એનો અહંકાર આજે બધું છોડી દીધું તો એનો અહંકાર કે જો મેં છોડી દીધું છે અહંકાર ગયો આ વિચિત્રતા છે અહંકાર હોય તોય અહંકાર છોડી દો તોય અહંકાર સંગ્રહ કરીને ભેડું કરો તોય અહંકાર દાન કરો તોય અહંકાર વિચિત્ર છે ન કરો તોય અહંકાર અમે એમ જેમ તેમ આપી ના દઈએ એનોય અહંકાર અહંકાર જાય નહીં બહુ વિચિત્ર છે પ્રાણી અને હજી એની વિચિત્રતા જુઓ કે હોય એનો અહંકાર છોડી દો બધો ત્યાગ કરી દીધો એનો અહંકાર છોડી દીધો બે અહંકાર ઉડી ગયા સાવ નિર્માની હવે રહ્યો અહંકાર નહી મારા જેવો કોઈ સાદો નહી સરળ નહીં હોય આપણે જરાય માન નહી વિનોબા ભાવે કહ્યું કે મને જરાય અભિમાન નહીં એના જેવું ખરાબ અભિમાન એક ઓલા બે સારા એટલે અહંકારો વસ્તુ હોય તો એમ આવે છોડી દો તોય આવે બે છોડી નિર્માની થઈ જાવ તો નિર્માની અહંકાર આવે પણ અહંકાર જાય નહીં બકરી પૂંછડી લીંડી ચોંટી હોય ને એ ઉખડે નહી બકરો આખો દે આમા કરે કારણ લીંડી પડે નહી તમારે એટલે અહંકાર જોયો સમજાય છે ને આમ તમને સમજાય છે ને વિચિત્ર કેવો છે વાત કરવામાં કેવો વિચિત્ર છે તો એ કેવો હશે કેવો અહંકાર બહુ વિચિત્ર છે જાય ને એટલે નથી જાતો કારણ પકડાય તો જાય ને નિદાન થાય તો જાય ને બહુ વિચિત્ર છે હજી વિચિત્રતા જુઓ સદગુણ અહંકાર આવે ને દાન કરો અહમ આવે ત્યાગ કરો અહંકાર આવે ભક્તિ કરો અહંકાર આવે વ્રત કરો અહંકાર આવે પદયાત્રા કરો અહંકાર આવે સત્સંગ કરો અહંકાર આવે સેવા કરો અહંકાર આવે સદગુણ નો આવે અહંકાર એટલે આ દુર્ગુણ નો પણ આવે આ વિચિત્ર દુર્ગુણ નો પણ આવે તમને જોતા કોઈ સોસાયટીમાં કોઈ એરિયામાં રહેતો હોય મારા જેવો કોઈ દાદુ નહીં હોય હા ઘણી વાર ગણા નથી બોલતા આવે છે ભાઈ તમે ઠીક રહેજો ને ત્યારે પછી મારા કોઈ ભૂંડો નહીં એટલે નો અહંકાર છે ને આ સદગુણ નો તો આવે દુર્ગુણ નો આવે તમે જેલ અંદર તમે જો ને એમાં બધા જેલ કેદી હોય ને એ અંદર લડતા હોય એમાં સિનિયર ને જુનિયર દસ વર્ષથી જે પીડ્યો હોય ને એ બે પાંચ વર્ષના ધક્કા મારે હું તારા પેલા છો આ જો એનો અહંકાર આવે એમાં નહીં શું અહંકાર રાખવા જેવો ઉલટાણ જાર થી હોય છે શરમ આવી જોઈએ શરમ આવી જાય એને બદલે ત્યાંય દાદો થઈને થયે હું તારા કૂનો છું હટકાર બઉ દુર્ગુણો નો આવે કઉ છું ને સદગુણ તો હોય દુર્ગુણ અહંકાર આવે દરજી શિવ તો હજી પરણી નાય હોય છે એને ઘરવાળા પાણી ભરીને થળિયામાંથી આમ પાણી ઓછરી જતા એને ઘરે હતો દર્દીનો પણ એવો ખુશ થઈ ગયેલો ને એને ઘરવાળાના પાણી ભરીને આમ જતા યાર કવિતા ફૂટી સીવતા સીતા બોલ અરે સુનતા રે મારા ઘરના રાણી આ એક જ હાડલે મેં સોળમી ત્યારે ભાઈ આમ જરા ઘૂમટો તાળી ને પગથિયા ને ઊભા બાકી તું શિવ જાઉં મારા કોડી લાવ આ એક નથી મારે છે સત્તર મુ હવે એને તાણી સાઈડ કાપી નાખી બોલ હવે કહેવાની વાત છે આમાં એક કઈ અહંકાર કરવા જેવું છે શરમાવા જેવું છે ને તોય અહંકાર આવે જોઉ મારે તો આ વસ્તુ વસ્તુ કહીને શું કેવું છે કે સદગુણનો અહંકાર આવે સમજી શકાય પણ દુર્ગુણ આવે ખરેખર મેં મારે કાને સાંભળ્યું એક માણસ છે ને બીજા ને કેતો અમે રેલવે સ્ટેશન એ કે મારા કોઈ ગાળો બોલતા ના આવડ્યો ભૂલાતું નથી એપલ નો હતો ત્યાં જ આ માણસ બોલતો મારા કોઈ દેતા ન આવડે રા ગજબ દુર્ગુણ નો અહમ કેમ જાય કયો જાય આમાં છૂટો કેવી રીતે કોઈ રીતે નીકળવું અહંકાર આવ્યો એટલે ભલે નહીં એવો મજબૂત થઈ જાય જેમ જેમ અહમ આવે એમ વધારે મજબૂત થાય કોઈ એમ કે મારા જેવો કોઈ દાદો નહીં તો એનાથી શું થાય કે વધારે પેલો થઈ જાય દુર્ગુણ કોઈ પણ હોય મારા જેવો કોઈ ખિસ્સા કાતરું નહીં તો વધારે સ્ટ્રોંગ થઈ જાય કોઈ પણ દુર્ગુણ અહમ આવે એટલે વધારે મજબૂત થઈ જાય વિચિત્રતા જોવો સદગુણ અહંકાર આવે તો એ સદગુણ મજબૂત થવો જોઈએ ને ના તો સદગુણ મજબૂત ના થાય શું થાય વિચિત્રતા જોજો તમને અહીંયા આંખ્યો છે ને અહીંયા વહી જાય દુર્ગુણ નો અહમ આવે તો દુર્ગુણ મજબૂત થઈ જાય સદગુણનો અહમ આવે અહંકાર આવે તો સદગુણ મજબૂત ન થાય પણ સદગુણ દુર્ગુણ થઈ જાય સદગુણ દુર્ગુણ થઈ જાય આ વિચિત્ર ગમે એવો સદગુણ હોય અહમ આવ્યો દુર્ગુણ સાંભળ બેની હરી જા ની રીતળી મોહન વરને માન સંગાથે વેરજો અરે સાધન સરવે માન બગાડે પળ વિશે કેમ કે જેમ ભળીયું પહી જે રજો સાંભળની હરી તળી મુક્તાનંદ સ્વામી એમના બેન ધનભાઈ પછી મળવા આવ્યા મારે મારા ભાઈ મળવો છે ભગવા પહેર્યા પછી બેન ક્યારે જોયો નથી ગઢપુર આવ્યા શ્રીજી મહારાજ કે સ્વામી તમારે બેન આવ્યા છે મળી આવો હૈલા નહીં ચલ્યા નહીં આગ્રહ કર્યો મહારાજ અરે બેન અમે આજ્ઞા કરીએ પછી સ્વામીએ આ ચાર પદ કીર્તનના લખી અને મોકલા કાય આપજો જો મોક્ષ જોઈતો હોય કલ્યાણ જોઈતું હોય શ્રેય કરવું હોય ભગવાનને પામવું હોય તો આ એમાં મુક્તાનંદ સ્વામી આ બધું લખે છે પણ અદભુત પદમાં બધું વર્ણન થઈ લ્યો દૂધ સાકર સરસ મજાનું અહી એટલે સર્પ હવે એમાં સર્પનું ઝેર પડ્યું ભલે ને એક ચાચણીના માથા જેટલું પડે પણ એ દૂધ દૂધ કહેવાય બધું ઝેર થઈ ગયું કેમ ઝેર પીડ્યું એટલે એમ સ્વામી કે ગમે તેટલા સારા સાધન હોય પણ જો અહમ આવે તો બધા જ સાધન છે એ દુર્ગુણ થઈ ઝેર થઈ જાય અને ઝેરનો અર્થ શું મારી નાખે સદગુણ દુર્ગુણ થઈ ગયો ને સાવધાના છે માણું આપણે સારું સારું કલ્યાણ અર્થે કરવા જઈએ અને પાછું એમાંથી આ થઈ જાય તો આપણું જ અકલ્યાણ કરી નાખે ભલભલા અકલ્યાણ ખરાબ કરી નાખ્યું છે એટલે ચેતવા જેવું સાધન ઓછા થાય તો વાંધો નથી પણ અહમ આવે એ મારી નાખે હોય એ બધું ઝેર કરી નાખે અને પાછું આગળ હમણાં આગળ જોયું કે એ અહમ એવો છે ગમે તે ઘૂસી જાય આમાં આપણે બધા બેઠા જેમાં કોઈ અહંકાર રહિત નહીં હોય બહુ મુશ્કેલી વાળું કામકાજ છે બાર કલાક ને અખંડ ધૂન માં બેસે સારું જ છે ને પણ પછી એનું નામ નો બોલાય તો છે કદર આવી ખબર ફલાણી જગ્યા બેઠો તો કેવડો મને હાર પહેળ્યો આવડો પ્રસાદી પડો દીધો ઉપડ્યો નહી એટલો જ પ્રસાદ દીધો જે કઈ હારું માની ને આવતા આવડી આવડી દઈ જાય શું થયું દુર્ગુણ થઈ ગયો ને જો અરે તે ભજન કોના માટે કર્યું હતું તે થઈ ગયું વાર લાગે નહી પળમાં સ્વામી એક પળમાં બધું બગાડ નાખે એક પળમાં ઝાજી વાર ના લાગે બઉ સમજવા જેવું છે અમથું કઈ શંકરાચાર્ય લખ્યું છે આમથું શ્રીજી મહારાજે કહ્યું છે અમથું મુક્તાનંદ સ્વામી કહ્યું છે અદભુત વસ્તુ છે સમજવાની છે નિર્વિકલ્પ આનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે એ સંત મંડળીમાં રહેનારા કેવા વિદ્વાન જીહવાગ્રે સરસ્વતી કદાચ સરસ્વતી ઝાંખી પડી જાય કેવા વિદ્વાન વેદ વેદાંત શાસ્ત્રો ઇતિહાસો ગ્રંથો સાહિત્ય ઓહો હો આ ખોપડામાં ભરાઈ ગયા હતા બોલો એવા પ્રકાંડ વિદ્વાન વિદવત્તા એની આવે ને એ ફરતા ફરતા ફરતા દિનાનાથ ભટ્ટ આમોદના ભરૂચ પાસે એ વખત ના દિનાનાથ ભટ્ટ એટલે મૂર્ધંજ વિદ્વાન ત્યારે તો વિદ્વાનોની ખાણીઓ રેતીન ભાઈ અત્યારે ગોતવા જાવ તો જડે નહીં બની બેઠેલા બહુ જડે વિદ્વાનો જડે ત્યારે કહેવાય એ નહી ગ્રંથોના ગ્રંથો કંઠ અઢાર શ્લોક નું ભાગવત ઈદમ જયારે બેસાડે તો ફટાફટ જન્મા દિવસેથી બોલવા માંડે બોલ કેમ હશે આપણે કોમ્પ્યુટરમાં ફિટ કરવી તો ડેટા ખુલે નહી શું છે હેંગ થઈ ગયું છે હેંગ થાય જ નહીં બોલે અને તમે જો એની વિદવત્તા કેવું કામ કર્યું છે શિક્ષાપત્રીમાં એનું યોગદાન શિક્ષાપત્રી રચાયા પછી એનું વિસ્તૃત વિશ્લેષણ જેને ઇંગ્લિશમાં કોમેન્ટ્રી કી અને સંસ્કૃત ભાષાની અંદર ટીકા કહેવાય એટલે વિવરણ વિશેષ કે આનો એટલે આટલી જગ્યા વિસ્તાર છે તો દિનાનાથ ભટ્ટે એની ઉપર ટીકા લખી કોમેન્ટ્રી લખી વિવરણ લખ્યું એક એક શ્લોક ઉપર કુલ આખી શિક્ષા પત્રીમાં પ્રમાણો આપ્યા છે અને સાડા શાસ્ત્રના પ્રમાણો આપ્યા છે સહજાનંદ સ્વામીએ જ્યાં જ્યાં કીધું છે ક્યાં ક્યાં શાસ્ત્રમાં છે ત્રણસો ને પચાસ શાસ્ત્રોના એમણે કોટેશન ટાંક્યા છે એક જગ્યાએ હું શિક્ષાપત્રીને શ્લોક ની જ વાત કરતો હતો સાંભળીને હામે બેટા હરિભગત હતા મને કે તને બહુ સરસ વાત કરી આ ક્યા પુસ્તકમાં છે એટલે રોજ પાઠ કરતા છે તો એ નથી ખબર હેંગ થઈ જાય સાડા ત્રણસો શાસ્ત્રના પ્રમાણ ત્રણ ગ્રંથોના પ્રમાણ સત્સંગી જીવનની રચના તો ધર્મશાસ્ત્રના વધુ અદ્ભુત લેખન આ ભટ્ટનું કેટલું મોટું યોગદાન જેના ઉપર ભવ સંભવિભેદનો આપણે વિસ્તૃત કથા વાર્તા કરી સાંભળી હે દિનાથ ભટ્ટ શ્રીજી મહારાજને પણ મળવા આવ્યા ને ત્યારે ડંક પુરાણની રચના કરતા મહા વિદ્વાન રૂવાય રૂવાય વિદ્વાન હતા પરિવાર નામ તો સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવી રીતના જે આ છે તે ભરૂચ આશુબાજરે આ રહેતા હોય તો સાંભળ્યું અને વિદ્વાનને ના ખબર હોય અને આવા મોદના નિત્યાનંદ સામે આવા બધા જગતજીત પંડિતો એની પાસે હોય એ કાંઈ હવામાન દાઇટુર કોઈથી આવે નહીં સહજાનંદ સ્વામી પાસે કોઈ દીધી દિનાનંદ ભટ્ટ ના અને દિનાનાથ ભટ્ટની ખ્યાતિ આમ જનતામાં ન હોય વિદ્વાનોમાં એ કાંઈ બને બધા જાણતા હોય એ નિર્વિકલ્પાનંદ સ્વામીએ બીડું ઝડપ્યું દિનાનાથ ને હું અને નિર્વિકલ્પાનંદ સ્વામી દિનાનાથ ભટ્ટ પાસે પહોંચ્યા શાસ્ત્રાસ્ત્રથી જ માગણી કરી વિદ્વાનો ના ના પાડી શકું જેમ યુધિષ્ઠ મહારાજ ઝૂપટુ ની વાત કરે જૂગટું રમવું છે પછી ના પાડે નહીં ક્ષત્રિય બેસી ગયા પેલા બોલે આ બોલે પેલા નો તર્ક પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ છપ્પન અઢાર દિવસ શાસ્ત્રાર્થ ચાલ્યો એક પ્રકારનું મહાભારત નું યુદ્ધ શસ્ત્ર થી આ શાસ્ત્ર અઢાર મે દિવસે દિનાનાથ ભટ્ટ નિર્વિકલ્પાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે મહાપુરુષ તમે જેને કહો છો એ ભગવાન સ્વામી નારાયણ પરાતર પુરુષોત્તમ નારાયણ છે હું કબૂલ કરું છું બોલો સ્વીકાર હા પડાવી દીધી શાસ્ત્ર રીતે કે સજાનંદ સ્વામી છે એ પુરુષોત્તમ નારાયણ છે કલયુક્માં હોય ને નામને તેમને ભગવાન ના આવા સ્વરૂપ આવું લક્ષણ સામુદ્રી બધા શાસ્ત્રો આવી જાય ને એક એક બે હોય એક ફેકલ્ટીમાં સ્પેશિયાલિસ્ટ એવું જ્યોતિષ આવે દીનાથ ભટ્ટો આપ્યા લક્ષણો સહજાનંદ સ્વામીમાં સિદ્ધ થાય છે એટલે જ સ્વામીનારાયણ ભગવાન છે પુરુષોત્તમ નારાયણ છે દિનાનાથ ભટ્ટને હા પડી અને બે જણા પછી આવ્યા શ્રીજી મહારાજને મેળ્યા અને સહજાનંદ સ્વામીની પહેલી મુલાકાત આપણે પછી જાણીએ છીએ ભટજી ના આદર સત્કાર આપ્યો અને શ્રીજી મહારાજે એને એટલું જ પૂછ્યું કે ભટજી શું શું જાણો ભાગવત ભાષા આખું કંઠે છે અઢારે શ્લોક મને ઈદમ છે બઉ સરસ પણ આ બાપ બોલ્યા ભટ્ટી અઢાર શ્લોક ઈદમ કંઠે છે એમાંથી તમારા કેટલા વિશ્વમાં કોઈ આવો પ્રશ્ન પૂછી ન શકે તમારા કેટલા અને પછી બે શ્લોક તમારા એમ કઈ જે વાત આપણે કરી છે એ ભવસંભવમાં છે આવી અદભુત મુલાકાત હવે આ આ મોટા મોટા સંતો હતા એ કરી નહોતા શક્યા નિર્વિકલ્પાનંદજીએ કરી બતાવ્યો અને અહંકાર થયો જોવો સદગુણ હતો ને દુર્ગુણ થઈ ગયો હવે મને આગળ બધાને હાર્યા ગાદી તક્યો મળવો જોઈએ હું કઈ રેંજી ફેંચી છું બધાને યાર મુક્તાનંદ સામે બધા સંતો મને આસન પડવું જોઈએ વિદ્વાન નમાવે એનો અર્થ એ છે કે આનાથી હું મોટો વિદ્વાન છું એ તો હકીકત થઈ મને આસન મળવું જોઈએ પણ મુક્તાનંદ સામી એમ થઈ જવાય એટલે આસન મળે ન મળે આ છે તે છે અને એમાં વડોદરા ને શાસ્ત્રાર્થ કહેણ આવ્યું સયાજીરાવ માનવા માંડ્યા કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એટલે બધા વિદ્વાનો હતા એમણે કીધું કે મહારાજ આમ ના હોય એ શાસ્ત્રાર્થ રીતે સાબિત થવું જોઈએ તો તમે બોલાવો એના વિદ્વાનોને પછી અમે ઉતરીએ તમારી કચેરીમાં અને રાખો મધ્યસ્થી આપણા શાસ્ત્રી પુરાણીઓને અને પછી જુઓ સ્વામિનારાયણના સાધુઓ અમે જે ટક્કર ઝીલીએ તમે બેસો એમાં ખરા ઉતરે તો ખરા ત્યારે એમ જ લડાતું ને એટલે કેણ મોકલું કે અમારો જીવ ખાય છે પ્રભુ તો તમે મોકલો તો મહારાજ મુક્તાનંદ સ્વામીને બોક્યો મુક્તાનંદ સ્વામી તો એ જ વખતે કાશી અને તમે શું જાણો છો અરે મહારાજ તમે તો નારાયણ પુરુષો તો જાઓ પછી કઈ બોલ્યા નહી અને પછી મુક્તાનંદ સ્વામી જ્યાં ત્યાં શાસ્ત્રાર્થ કર્યો છે સભા જીતી છે અને અહીંયા મહારાજને ખબર મળ્યા સ્વામીએ વડોદરામાં સભા જીતી છે ખોબે ખોબે સાકર ને પતાશા ને બધું વેચ્યું ઉજાણી કરી અને નિર્વિકલ્પાને નક્કી શિખાર સુધી સળગી આમાં શું વળી એને મોત મારી મને મોકલ્યો હતો ચાવી જાત મુક્તાનંદ સ્વામીનું નામ મોદકાનંદ પડ્યું મુક્તાનંદ સ્વામી એમ કોઈથી બોલાવે નહી મોદકાનંદ તમે વિચાર કરો સદગુણ દુર્ગુણ થઈ ગયો જોયું જેમ જેમ મહારાજ નદીની વાતો કરે ને એમ નિર્વિકલ્પાનંદ સળગે છેટે પછી આ તો પોષાય જ નહીં અને નિર્વિકલ્પાનંદ જેને ભગવાન સ્વામિનારાયણ દિનાનાથ ભટ્ટને સત્સંગ કરાવ્યો એ સત્સંગમાં રહ્યા નિર્વિકલ્પાનંદ વ્યાઈ ગયો સત્સંગ છોડીને જ વ્યા થઈ ગયો ને પૂરેપૂરો અને શા હિસાબથી એ સ્વામિનારાયણ નથી એ ભગવાન નથી સામાન્ય માણસ દિનાનાથ ભટ્ટને પણ પેલા ભરમાવા ગયા કે મારી ભૂલ થઈ ભટ્ટજી સોનું માન્યું હતું પણ કથિર નીકળ્યું લો બોલો તોય દિનાનાથ ભટ્ટ ગયા નથી હોત પણ અહંકાર ટક્કર જોવો હોય એનો દાણો પછી વિદ્વાન માણસ બધું જાણતો તો બધી કળા જાણતા હોય ને એમણે કીધું કે આને તમે ઓયું ગળે ઉતરી ગયું છે એટલે આ નહીં માને કે શાસ્ત્ર રીતે તો છે એટલે નિર્વિલ કલ્પાનંદી બીજી શોખથી મારી શિક્ષાપત્રી હા તેમાં દિનાનાથ અભણ હવે તો ખેડૂત અને ખડીયો માગીને ભિક્ષા માગીને ખાનારો માણાવદનો બ્રાહ્મણ પણ એની સ્થિતિ એટલે વાત મૂકી દો થાંભળાને સ્ત્રી ધન નો સંકલ્પ થાય તો મેરમને થાય એવો નૈષ્ટિક જતી પુરુષ અને રામાનંદ સ્વામી સહજાનંદની કૃપા વર્ષે એવા હવે એનું નામ શિક્ષાપત્રીમાં છે તમે જાણો છો મારું એ વાત થાયંકાર જો આખા શાસ્ત્રના જ્ઞાન ઉપર પાણી ફેરવી દીધું એ નથી મૂકી દીધો સત્સ અહમ જો એટલે કે છે મહાકુર ધન ધન યો અને ગર્વ તમે કોઈ વાતનો અહંકાર ન કરો ને કે મરી ગયા છો પછી તો દિનાનાથ ભટ્ટ પાછા ફર્યા છે ફરીથી આવ્યા છે અને પછી જે ભવ સંબોધ સ્તોત્ર ઉચ્ચાર્યું છે પછી સત્સંગમાં ખૂબ સેવાઓ થઈ છે એ આપણે જાણીએ છીએ કારણ કે એ દેવી જીવ ને પણ અહંકાર કેવો છે એ જોવાની વાત છે જુનાગઢમાં કુંજવિહારી દાસ નામે સાધુ હતું સત્સંગમાં આવ્યા સાધુ થયા ત્યારે એને કોઈ મિષ્ટાનો નામ નહોતા આવડતા ગામડામાં શું જોયું હોય મેસુભ જલેબી એવું જોયેલું નહીં આવો સાવ પણ અહીંયા આવીને ભાઈ પછી કાંઈક કાંઈક કોઠાસૂજવાળા ગામડાના ખેડૂતોમાં હોય એમાં મિષ્ટાના નામ નહોતા આવડતા એ એવું ચાસણીનું કામ શીખ્યા કે એના જેવો કોઈ પાકશાસ્ત્રી નહીં એવા મિષ્ટાનો વાત વાતમાં તમારા ફૂલ જેવી જલેબી ઉભા ભૂલ જેવા મેસ વેત વેત ફૂલી જાય એવા અદભુત રસો એવો બનાવો અન્કુટમાં ફર્સ્ટ ક્લાસ મિષ્ટાન બની જ છે મિષ્ટાન ઓળખી જાય કુંજ વિહારી ત્યાં બેઠા છે તો આપણે હરખું જ હાલ પડશે નહીં મારીને ગમે તેમ કરી આપણે પાછરા કરશું આવો મળો ચાસણીનો કાર્ય સદગુણ કેવડો અન્કુટોની સેવા કેવડી મોટીને? ને એ ભાઈ બસ એમાં રઘુવીરજી મહારાજના આગળ આવ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક સાધુને કીધું કુંજવિહારી દાસને કહો થોડા પેંડા બનાવી આપે આપણે આચાર્ય મહારાજને આપવા છે એટલે એટલે સાધુ છે ને સ્વામી કીધું છે મહારાજશ્રી આવ્યા છે આચાર્યશ્રી તો આપણે પેંડા આપવા છે તમે સરસ પેંડા બનાવે પેંડા બનાવે એટલે આ માવાના નહીં દૂધના માવો બનાવીને પછી બનાવો એ જુદા પડે અને રેડિયા પેંડા દૂધના બનાવો એ જુદા પડે વાત મૂકી ધીમે તાપે બનાવો એનો સ્વાદ જુદો ફૂલ તાપે બનાવો એનો સ્વાદ જુદો અને દૂધ ફાળીને બનાવો એનો સ્વાદ જુદો ફાળ્યા વગર બનાવો એનો સ્વાદ જુદો ત્રણેય પેંડા બનાવો આવો મારી પાસે અહંકાર આવ્યા વગર રે વાત એમ છે ના તો એક્ઝામ્પલ આવ્યું આવું જ થાય એમ આવડે એટલે આવું થાય તો કીધું ઓલા સાધુ છે ને સ્વામી કીધું છે પેંડા બનાવી હા હા હા કરી દઈશ બે દિવ્યા ગયા ગુણાતીતાન સાહેબ ઓલા પેંડા નથી બનાવ્યા તો કયો ને મહારાષ્ટ્રી ના આપવા વળીજી સાધુ કીધું સ્વામી કીધું છે જરા પેંડા સ્વામી બે બે વાર બોલાવે છે તો બનાવી દે હા બનાવી દઈશ ને મને મારે બનાવતા પેંડા એટલે શું વાત હું તો વાત વાત મા પેંડા નું ઘણા ઉતાર નાખું આપડે તો ઉતારી નાખો ને હા તો ઉતારી જ ને ઉતાર ઉતાર નાખીશ વળી બેદી પેંડા બીજા નહીં જો કેવો સદગુણ સેવાનો કેવો ગુણ એટલે વળી પાછળ સ્વામી કોઈ સાધુન કીધું કુંજવિયારી દાસ પેંડા બનાવી નથી દેતા તે તમે ભાઈ શું માંદા છે શું છે આમ તો રોજ આરતી બધી દેખાય છે સભાભાઈ દેખાય પેંડા કેમ નથી બનાવતા એટલે એક સાધુન મોકલ્યા કે જાઓને એટલે આવ્યા ભાઈ સાહેબ સ્વામી ત્રણ ત્રણ વાર મોકલે છે ગુણાતીતાનંદર લે વાત જાય બનાવી ગયો ને તંટણવાર થોડો આકરે તરલે બનાવી નથી દેતો એટલે ઓઈલો કે ક્યાંથી બનાવી દે તંબુરા બનાવી દે કા હું કા ઓલ્યા મોકલે ઓલ્યા મોકલે ઓલ્યા મોકલે તે એને મને નથી કેવાતું આ લે લે તમે જોવો સદગુણ દુર્ગુણ થાય દર્શન કરી નીકળું છું તો મને ના કેવાય પૂંજ વ્યા પેંડા બનાવી દે તો આગળ બનાવી દઉં બે મને ઢગલો કરી દો મારે હું ફૂંક મારું પેંડા પર પણ મને કેમ નો કહે મોટા ને ગરજ પણ મોટા એવા ને એટલે એને જ ના કે ઓળખાવે જોયું આમાં કે પીડ્યું છે તમે જોવો આ છાણા ને ઊંચા આવેલો કાગડો હોય ને આમ છાણું ઊંચું કરી એમ આ દોષ ને સ્વામી ઓળખાવે છે ગોપાલ કરતા કરતા કોણ જાણ શું કડવા પાટીદાર સ્વામી ને જે સમજાવું છે ને એટલે એ તો ભેદભરમ જાણે બધા કે કડવા પાટીદાર છે ને જરા આમ ખરા પણ આમે આમે ખરા એ જે કીધું એમાં નથી કેવું આમ ખરા પણ આમે આમે ખરા એમાં એક સાધુ કડવા પાટીદાર બેઠેલો સ્વામી વાત કડવા પાટીદાર સાધુ થયો તો ને ક્યારના મંડી પીડ્યા છે કડવા પાટીદાર તમારા બાપનું શું માર્યું છે તમારું શું બાપનું બગાડ્યું છે સ્વામી કે બસ મારે આજ દેખાડવું તે ભગવા પહેર્યા છે તો હજી કડવો મીઠો નથી થયો હજી કડવો મીઠો નથી તો ભગવાન લઈ લીધા છે મારે કડવા ને લેવા મને અમને જાતી પાતી નજરમાં ના આવે સાધું પણ તમારા અંતર સામું જોઈએ દેખાય છે પાટીદાર ફરે છે અમારે એ ઓળખાવું છે જોયું ને કે સ્વામી મને ના કહેવાય મને કે તની બનાવી બોલ સ્વામી એવા ઓળખાવ્યા પછી એમાં શું અમે ઉઠીને જાય એને કઈ આપણે તો સેવા કરવી છે સેવા કરી ભાઈ એમાં સનકાદિક સાત સાત વર્ષની ઉંમર અને ચાર સનકાદિકો એ દર્શને આવ્યા એ તો બાળકો છે અને ભગવાન એના માટે તો વાલતનું સ્થાન છે ઘણી નજીક રહેતા હોય પણ તો એ આ તો સીધા બાળકો કોને કે બાળકો ને બાળકો શનકાદિકો એટલે ભગવાનની પણ રાજી થઈ ગયા માગ્યું કે મહારાજ અમે ગમે તેટલા યુગો જાય પણ અમે સાત વર્ષ જ રહીએ જ્ઞાન ઉમર સાત વર્ષની ભગવાન સાત વર્ષ નું બાળક નિર્દોષ મોટા ભાગના દોષો ને માથાકૂટ જ નહીં એટલે ઈ કોઈ કપડા પહેરતા શનકાદિકો નિર્દોષ હાવ નિર્દોષ જો કેવું કેવું ભગવાન પાસે માગે છે ને આપણને કીધું માગો શું માગીએ આડી લાકડીઓ કરી આમથાબેહ્યા છે હેલ્યા જાઉં છો તો પૂછાતું નથી જાઉં વાળા લાકડી આમ કરી અને પેલા સનકાદી કોઈ તો સાત વર્ષના હતા પ્રગટ કરે ત્યારે બ્રહ્માંડ બાળી નાખે આવા ઘમંડી વેકુટ ને દરવાજા ને લાયક નથી જાઓ પડો ધરતી ઉપર ભયંકર બઉ પગે પીડ્યા થયું વાત મૂકી દે આ કથા આ તો જવા જ નથી આડ વાત કરવી ઘણા સમજ્યા વગર ના હું છે ઘણા સંકાદિકો વાંક કાઢે છે હા શું કરે મોટા મોટા કથા કરો મહાત્માજી એ પણ ગરમ થવાની શું જરૂર હતી એને ધીરે જ ન ધરાય એટલે દરવાણી છે તેને પૂછવું તો જોઈ ને પૂછ્યા વગર ઘુસ મારે મહાત્માજી એવો નો ફરજ બતાવતા ગ્રંથ ને કઈક સમજો વેકુંટ ભગવાન આવ્યા અને ઉલટાના સંકાદિકો હાથ જોડ્યા કે મહારાજ દરવાણી નો અપરાધી મારો અપરાધ કહેવાય એ એ પોતે કબૂલી લે છે કે આની ભૂલ છે અને આની સંકાદિકો ની ભૂલ કાઢે મોટા ડોટી ડાપણ થઈ જોવો પછી ત્રણ ત્રણ જન્મ ના ગોથા ખાઈ ગયા હિરણાક્ષર ને હિરણ કશીપુ થયા તો એક વાર વરા ભગવાને હિરણાક્ષર માર્યો નરસિંહ ભગવાન હિરણ કશીબુ નું માર્યો અને પછી રાવણ ને કુંભકર્ણો થયા રામાવતારમાં બેડવા પીડ્યા અને પછી કૃષ્ણ અવતારમાં દંતવકરણ શિશુપાલ ત્રણ અવતારે પછી પાછા વૈકું થયા દરવાજે પોઝિશન સંભાળી ત્યાં સુધી ભગવાન પછી ટેમ્પરેરી કોઈક ને રાખ્યા છે પણ સદગુણ દુર્ગુણ થઈ ગયો જોઈ બહુ માથાકૂટ એટલે અહંકારને સમજવો કઠણ અહંકાર આવે એટલે શું કરે તમે જોઈજો બે કામ કરે એક માણસ અકડ થઈ જાય અને બીજું માણસ અંધ થઈ જાય અંધ એટલે આંખો ફૂટી જાય સમજણમાં અંધ વિવેકમાં અંધ થઈ જાય સારા સર સારા ખોટા સાચા ખોટા ને જોઈ ન શકે આ બે કામ અહંકાર કરે બસ એ બે માં બધું આવી જાય અને આમે અહંકાર આવ્યો જેમ બોલીએ ને અહંકાર શબ્દ બોલીએ ને ત્યાં જ આપણને અકડતા લાગે અહંકાર છે ને લાગે લાગે અહંકાર એટલે એટલે પેલું કામ અકડ કરી નાખે ટાયર ટ્યુબ ટાયર હોય ને એમાં કાંઈ ન હોય પણ એમાં જેવા તમે બે પંપ મારો બઉ મુશ્કેલ ઘઉં ડુંડી ઉપર દાણા હોય દાણા હોય માથું વાટી નાખો ડુંડી કઈ ન બોલે મછળી નાખો દાણા કાંઈ ન બોલે ગધેડા ચડાવીને ઘરે લઈ આવો દાણા કાંઈ ન બોલે કોઠીમાં ભરીને ઢાંકણાથી જો મૂંઝવી મારો ઓક્સિજન હવા કાંઈ ન મળે દાણા કાંઈ ન બોલે પાછા મન પડે ત્યારે કાઢીને ઘંટીમાં દળીને હાટકી હાટકે નખું કરીને લોટ કરી નાખો દાણા કાંઈ ન બોલે પાછું પાણી નાખીને મછળીને લૉો કરી નાખો દાણા કાંઈ ન બોલે પાછો એને લોહી પાણી કટકા કરી કરીને આવડાવળા ટુકડા કરી નાખો દાણા કાંઈ ન બોલે તવા ઉપર નાખો દામ પડી જાય વાહામાં દાણા કાંઈ નો બોલે ફરીથી આમ નાખો દાણા કાંઈ નો બોલે લઈને કોલસા હળકતા ભઠ્ઠા ઉપર નાખો અને ઘઉં ના દાણા ને એમ થાય મારા જેવું કોઈ સહન ન કરે અને ફૂલે અહંકાર થયો બોલો મારા કોઈ સહન ન કરે આવા હળદના અહંકાર છે ને આ બહુ વિચિત્ર છે અક્કડ કરી નાખે અને અક્કડ પણ છે ને એટલે મોતની નિશાની કોઈ પણ વનસ્પતિ હોય માણસ હોય પશુ હોય પક્ષી હોય બધા જીવ હોય લચીલું હોય તમે પાંદડું લીલું તમે લઈ આવો લીમડાનું આમાં કારણ કે જીવન છે ને એટલે લચીલું હોય એકદમ કોમળ હોય એ મરી જાય એટલે અક્કડ થઈ જાય એટલે અક્કડ છે એ મોતનો માર્ગ છે મોતની નિશાની છે મગનો મોતનો મૃત્યુનો રસ્તો છે એટલે અક્કડ અહંકાર એટલે મોત રાવણ એટલે સુરપણ ખાન નાખતા કાપી નાખ્યા લક્ષ્મણજી એટલે રાવણના દરબારમાં ગઈ ને અને ભાઈ ફરિયાદ કરી મારી આવી દિશા કરી નાખી કોણ છે એ મારા દસ માથા વીસ માથાવાળો કોણ છે કોઈ નથી એક જ માથાવાળા છે એની આ દશા કરી ક્યાં છે એડ્રેસ આપ્યું ખરદોસર ને બોલાય ચૌદ હજાર નું સૈન્ય લઈને ઉપડ્યા પંચવટીમાં ધરતી મણી ધ્રુજવા રામ લક્ષ્મણ ને બધા સીતાજી બેઠા ફળ ફૂલ ખાઈને મજા બપોરના નિરાયા આડેપટખી ત્યાં હતા બધા ધમધમ જોયું એટલે લક્ષ્મણ ને કીધું જો કોણ આવે છે મહારાજ આવેલી ગઈ ને એને મોકલ્યું લાગ્યું છે એમ વાંધો તું સીતાજીને લઈ સામે ગુફામાં જતો રે હું એકલો બસ રામ એકલા ઉભા ને લક્ષ્મી સીતાજી ખાલી પણ સારંગ ધનુષ ની એનો એવો અવાજ છે તો આમ જાય આમ બોલાવે તો આમ જાય અને મોહનાસ્ત્ર મારી અગ્ન મારી ખર દુષણ ને મારી નાખ્યા ચૌદ હજાર રામ એકલા ઠેકાણ પાડી નાખ્યા એ વાવડ લઈને સુરપણ અકાશ માંથી જોતી શું થાય એ જઈને મેસેજ આપ્યા કાઢ ભોગો નીકળી ગયો હવે ત્યારે રાવણ ને થઈ ગયો સામાન્ય નથી તો હરણ કરવા માટે યોજના બનાવી અને પછી એની પાસે ગયો મારી જ ને કે તું છે ને હું યુક્તિ કરું એમ કહે તો કોના માટે હા પંચવટીમાં પહેલા આવ્યા છે એ રામની વાત કર જોયો છે ના તેનું બાણ ખાધું છે તો ના મેં જોયો છે બાણી ખાધું છું અને સુબાહુ બે ગયા તા વિશ્વામિત્ર ના યજ્ઞ બાણ માર્યું સુબાહુ મારી નાખ્યો અને મને ચારસો ગાવા દરિયા કિનારે નાખ્યો હાથ પગ ભાંગી નાખ્યા ખાલી દંડીકડી મારી હતી દંડીકડી જો ઓલું નોક તો હતી જ તો કાઢી નાખી હતી કાઢી નાખી ખાલી દંડકડી મારી ચારસો ગાઉ પીડ્યો દરિયાને કે ઉભો નથી થયો હાલી નથી એમનું પીળ્યું છે આ મોકોડા ભાંગી ગયા પીડ્યો છું એટલું તો ઠીક પણ કોઈ આ દરિયામાં ઋષિમુન સ્નાન કરવા આવે અને ત્યાં મારા જીવ નીકળી જાય છે એટલે તું ત્યાંથી પાછો વળી જાય ભીડ્યો ના વેડ ગયો સીતાજી નારણ કિલ લંકા પોચ્યો તો મંદોતરીએ ફટકાર્યો આ આતમ શું કર્યું તોય પાછો વેડ્યો સભા ભરાણી સભા ભરાણી તો માલ્યવાન મંત્રીએ કીધું આ તમે ખોટું કર્યું છે તમારે આ પગલું છે ને વિનાશ કરનાર તોય માયનો નહીં વિભીષણે કીધું તોય ન માયનો હનુમાનજી જ્ઞાન બધું હળગાવીને આવ્યા તોય મંત્રીઓ કીધું કે એનો દૂત આવીને ભૂકો કાઢી ગયો એ આવશે ત્યારે શું થશે દૂત આવ્યો તો તમારા જોતા જોતા બધી અંગત વીષ્ટી કરવા મોકલ્યા રામે તો એને ખાલી આમ પગ રોપી આમ કીધું તમારા તાકાત હોય તલના દાણા જેવું ઉપાડી દો પગ આ તલના દાણા જેટલો અહીંથી આટલો જ કરી દો મેં જાનકી હારી સીતાજી હું તમને આપી દઉં રામને પૂછ્યા વગર કઈ દીધું બોલો સેજે મોબાઈલ તો કરવો જોઈએ પંદર વર્ષનો કેવડો જ લાંબ રાખી ઉભું ભરો ગયો તલના દાણા જેટલો વેચ મેંચ નહી તલ કેવડું અને એ વખતે થતો હોય તો પછી એને દસ ગણો સેજે મોટો થાય કેવડો થાય પછી છેલ્લે વીસ ભૂજા વાળો રાવણ ઉભો થયો ધરતી મળી ધ્રુજવા એ મુકે કૈલાસ આખો આમ થી આમ નાખી દેતો ને આવ્યો જેવો નમ માં ગયો અંગત કે મારે પગે શું પડે છે રામને પગે પીડ ને તારું કલ્યાણ થઈ જાય એ અહંકાર નું પુતળું પાછું હું આને વાંદરામને પગે પીડ ને એટલે ઘણા લોકો એમ કે છે કે અંગત ચતુરાઈ કરી ચતુરાઈ નથી તમને લાગે કે ચતુરાઈ કરીને એવી રીતે રાવણ પાછો કાઢી મૂક્યો અને પોતે એમ સમજી ગયા કે નહીં તારા ખેહ ના ના ચતુરાઈ નથી સ્વામી ભક્તિ છે મારો પગ ખેંચવી ન શકે રાવણ રાવણ બાપ આવે તો ન ખસે અંગત કેસે પણ મારો પગ ખેંચવી ન શકે ખેંચવાની જેનામ તાકાત ન હોય એને પછી રામ આવીને મારે એમાં રામનું ગૌરવ શું હવે જે એક અંગત એનો ચૌદ પંદર વર્ષનો એક નાનકડો સેવક વાંદરો એનો પગ નથી ખેંચવી શક્યો એને રામ મારી નાખ્યો એમાં મારા રામની શું યશગાથા ગવાશે એટલે એ પ્રયોગ જ ન કરાય ભાઈ સ્વામી ભક્તિ વાત છે આમાં હવે એ ઘણું કીધું તો આટલામાંથી સમજી જા કે બધા વછુટ છે ને હું એમાં એક નાનકડો દૂત છું તોય માયનો બસ અહંકાર છે ને પકડ્યું મૂકે નહીં અકડ હોય ને એની પકડ જોરદાર હોય તમારે શીઘરો હોય પાઈ પકડી લીધો કે કોઈ જગ્યાએ લાકડાની બે દાળીમાં આપણો હાથ ફસાઈ ગયો પછી તમે એટલી ગમે એટલા સ્તુતિ વચનો કરો તમે એવા માતા તમે ગમે ગમે તમે કયો એ શીઘરો ખોલ નાખે કેમ કે અક્કડ છે જડ છે એની પકડ એ મજબૂત છે એમાં આ અહંકારી છે ને એ જીવતો દેખાય પણ મરેલો છે પેકડી મૂકે જ નહીં શીઘ્ર જેવો સ્તુતિ ગમે એટલી કરો માને જીદ્દ છે એ તો અહંકાર ની દીકરી છે પાયામાં અહંકાર છેવટે યુદ્ધ થયું અને યુદ્ધ મેદાનમાં મીંડું સાફ થવા ઇન્દ્રજી ઉડી ગયો અને બધું ઉડી ગયું રાવણ એક રહ્યો અને લશ્કર રહ્યું થોડું ગુણું જેટલું હતું એટલું રાવણ કઈ જેવો તહેવત નતો પણ તો એને કુંભકર્ણ તો હું તો જ તો આ યુદ્ધ થઈ ગયું આ બધું થઈ ગયું તો કુંભકર્ણને જગાડ્યો જ નથી હવે જગાડ્યો જ અને કુંભકર્ણને જગાડ્યો બહુ મહા જાગ્યો જાગ્યો અને કુંભકર્ણ કે અધવચ્યા કાચી ઊંઘે મને શું જગાડ્યો કારણ કે છ મહિના શું તો એક દિવસ જાગતો કુંભકર્ણનું એવું હતું શું જગાડ્યો તો કે યુદ્ધ ફાટી નીકળું કોની આ તો આ બધી હિસ્ટ્રી કીધી તો કુંભકર્ણને ફટકાયો તે આ શું હજી પાછો વળી જા એની યારે માથાકૂટ નો તું અને અમને મારી નાખ્યું છે તોય માયનો છેવટે ભૂકો બોલ ગયો ને બધો આ અહંકાર નાશ ને નિશાન છનભીન કરી નાખ હાલ એક તમે સિમ્પલ વાત કહું ગામડા ચોરે બધા બેઠા તા વાત સાંભળજો તો જ મજા આવી જાય ચોરે બધા બેઠા દરબારો ડાયરો બેઠો એમાં એક જણો બોલ્યો હનુભા કેમ નથી દેખાતા તો કે પાછા થયા ગામડા પાછા થયા એટલે ઓફ થઈ ગયા મરી ગયા પાછા છે પણ પાછા થયા શબ્દો વડીલો કેવો ગોઠ્યો પાછા થયા એટલે ફરીથી જીન્મા એ વડીલો ને બુદ્ધિ એનો મોક્ષ નથી થયો મરી ગયા અહીંથી બીજે જ ગયા પાછા થયા ક્યાંક ને ક્યાંક પાછો જન્મ લીધો ફરીથી જન્મ લીધો એટલે પાછા થયા આવો શબ્દ વાતરો છે બોલો પાછા થયા એટલે કે અનુભવ કેમ દેખાતા નથી તો કે પાછા થયા તો કે કેમ કરતા પાછા થયા તો કે કોકની સામે થયા આ રાવણ છે ને હામો થયો એટલે ભૂસાઈ ગયો ગૌ વરસાદ પડ્યો નદીમાં ખૂબ પૂર આવ્યો અરે ગુરુ ચલો ઉપર આમ ઊંચી જગ્યાએ ઝુંપડી બાંધી રિયલી એને કઈ વાંધો આવે નહીં પૂરપૂર ઉતરી ગયા એટલે ગુરુએ ચલોને હાથ પકડીને કીધું ચાલો બેટા મેં કુ ત્યારે દીખાઉ ગુરુજી અબ ક્યાં દેખાવે ભલે દેખાતા ચાલો નદી ને કાંઠે લઈ જાય મોટા મોટા વૃક્ષો બધા ઉખડી ઉખડી આમ ફેંકાઈ ગયા એટલે ગુરુએ કીધું જો બેટા આ બધું ઉખડી ગયા ને પૂર મૂક્યા બાપા પ્રભુજી તો ગુરુદેવ ઉખેડી જ નાખે ઉખેડી જ નાખે હા તો એટલે છૈયા નદી કાંઠે હોય ને એ તો એમને ઉભા હતા તો કીધું આ મોટા જાડવા ઉખડી ગયા તો આ છૈયા કેમ નથી ઉખીડ્યા જો આ તો બધા એ સમજાણું નઈ બસ આ બધા જાડવા અકડ રહ્યા પાણી આવ્યું ને તો આમ ઠું રહ્યા એટલે બધા ઉખડીને દરિયા ભેડા નાખી દીધા અને આ છૈયા છે ને ઘાસ છે ને પાણી આવ્યું ને સુઈ ગયા આડાપડીને સુઈ ગયા નમી ગયા પાણી ઉપરથી ભુઈ ગયું જેવું પાણી ગયું ને પાછા માથા કાઢીને થઈ ગયા રહેનો પડે નમી જાય ઝૂકી જાય તમે જુડો કરાટે જે આવે છે ને એ પડે નહીં તમે એને ગુસ્સતો મારો વાર કરો એ વારને પી જવાની શક્તિ એ જુડોમાં હોય એ શીખવાડે જ તમે ગમે એટલે વાર એટલું શરીર કરના છે કે ઘાવ ફેલ જાય આ એક બહુ મોટી કળા છે એટલે અહંકાર પાડી દે નમ્રતા જીતી લે અને અહંકાર જીન કરી નામઠામ નહીં આપવું જુનાગઢ દેશમાં અગ્રી અગ્રીમ જે ક્ષત્રિયો દરબારોમાં હરિભક્ત ગણાય ને એમના દીકરાના દીકરા મેં જોયેલા તો વિલાયત ભણેલા ગુજરાત સરકારમાં બહુ મોટા અમલદાર સચિવાલયમાં એવી પોસ્ટ વિદ્યા એવી બાહોશ મોટા અમલદાર લગ્ન થયા પછી એમને ત્યાં થોડા વર્ષ જતા દીકરીનો જન્મ થયો સાંભળજો એક બે વાર દીકરીનો જન્મ થયો એટલે પેલી પ્રસૂતિ હોય એટલે એમના પિયર હોય પત્ની એટલે ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરીનો જન્મ થયો છે એટલે થોડા દિવસ પછી દીકરીનું મોઢું જોવા માટે આ ભાઈ ત્યાં ગયા હવે દરબારોનો જમાનો એ પ્રમાણે હોય એટલે ઓજલમાન પડદામાં એ પેલા એમના પત્ની હોય ઓરડામાં બહાર આવ્યા એટલે ખબર કર્યા કે આવ્યા છે એ દવા આવ બોલો હવે રામણે સ્વાભાવિક બહુ સરળતાથી એમ કીધું એમને તો જોયા છે મળ્યા છે બધું છે એટલે આજે તો આ પ્રસંગ જ છે ને એટલે છે જે સ્વાભાવિક બહુ નોર્મલી એમ કીધું દીકરીનું મોઢું જોવા આવ્યું છે તો દીકરીને એક ટોપલીમાં પધરાવી ગોદરી સરસ ઓઢાડી અને બાર દાસી સાથે મોકલી દીધી લ્યો આનું મોઢું જોઈ ભૈયા હવે હું તમને મારું મોઢું નહીં બતાવું આટલી જ વાત હવે ઓઈ ક્ષત્રિય બચ્ચો ને હવે એન તમે દરવાજેથી આમ કાઢી મૂકો કે હું મારો હવે તને મોઢું નહીં બતાવું તને મારી ક્યાં પડી છે તો ક્ષત્રિય બચ્ચો લોય તપી દે અહમને અહમની ટક્કર થઈ એ ત્યાંથી પાછા પડી ગયા પેલી કે હું તને ન મળું આ કે હું તને ન મળું આટલો પૈસો અઢળક નોકરો એની સેવામાં બાકી કોઈ નહીં છૂટાછેડા થયા નહી આપ્યા નહીં આ પ્રેરણા શક્યા એને પરણી શક્યા એકલવાય બે જીવન રહ્યા અને બે જૂરી ઝૂરીને દિવંગત થયા અહંકાર ની ટક્કર શું એકાદ નમી દીધું હોત તો અહંકાર શું કરે છે તેમ જો ઘરને ઉજાડી નાખે હવે બીજી એક ઘટના તમને પતિ પત્ની એને ઝઘડો થયો કોર્ટમાં કેસ દાખલ કર્યો છેનો છૂટાછેડાનો હવે ચાલે એક જ બસ બેસીને કોર્ટમાં આવવાનું હવે મહિલાઓ તો આગળ હોય પુરુષો બધા પાછળ હોય આવી રીતે ધક્કા ખાય બસમાં ચડે બે છે હવે કંડક્ટર પાછલી દરવાજે જ હોય એટલે ત્યાંથી ટિકિટ લઈને પછી આગળ જાય એટલે પુરુષોની ટિકિટ કાપતા કાપતા પછી બેનો પાસે ગયા પેલા બેન હતા આ પાછળ જે બેઠો હતો એની પત્ની જેનો કોર્ટમાં કેસ ચાલતો હતો બેનો એની પાસે ગયા એટલે પેલા બેને તરત ખિસ્સામાંથી લઈને ટિકિટના પૈસા કાઢીને પેલા કંડક્ટરની સામે ધર્યા એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે કોઈને લઈ લીધી તો પાછળ એક ભાઈ બેઠા છે એમણે લઈ લીધી તો કોણ ભાઈ ઓલો ઓપી પહેરીએ હા એમણે લીધી હા એમણે કીધું કે એમની પણ લઈ લેજો આંખમાં પાણી આવી ગયા અરે મેં એટલા એટલા ઊંચકાવ્યા ન દેવા એવી ગાડો દીધી ડિક્શનરી બહારનું સંભળાવ્યું હાથ પેઢીનું સંભળાવ્યું કોર્ટમાં ધક્કા ખવડાવ્યા કોર્ટમાં એમ પણ કેવું કેવું કીધું સાથે રેશું ત્યારે કોર્ટના પગથિયા નહીં ચડીએ એક જણા એ નમતું મૂક્યું વાત પૂરી થઈ ગઈ જો અહમ ટકરાય ભૂગા નીકળી જાય આ તો બધી એવી કથાઓ છે ભાઈ એટલે સુખે જીવવું હોય તોય અલગ વાત છે અને જીવનમાં કઈ પામવું હોય તો પણ હવે બહુ મજાની વાત કઈ પણ પામવું હોય તો પણ અહંકારથી કઈ મળે જ નહીં તમે જો ગામડામાં જે ઉછર્યા છે એમણે જો સદભાગ્ય છે જોવાના તો કોષ પાણીના પેલા જૂના બળદ ખેંચતા પાણીના એ જોયા હશે એ દલપત દ્રષ્ટાંત આપ્યું છે જો નવાણે જઈને કોષ નમે છે નમા પ્રમાણે જળ તે લહે છે જેટલો કોષ પાણીમાં જાય ને ચરડે ચરડક ચરડે ચરડ ચરડક ખીચડું ખીચડું કરતો જાય એ પાણીમાં જેટલું ગયા પછી એટલું એમાં પાણી આવે અન્યા ગયા પછી જોયેલું એનું આખળનું મુખ હોય એ બધા ઊંચું જ રાખે નમે નહીં તો કોષમાં એક ટી પાણી આવે કઈક મેળવવું હોય કઈક શીખવું હોય કઈક પામવું હોય નમું જ પડે અહંકાર મૂક્યા વગર કાઈ હાથમાં આવે નહી સીધી તમારે કોઈની પાસે કઈ શીખવું હોય તો તમે એને છાતી પર ઘોડો દબાવી કયો શીખવાડી દે તમે મને આ દાખલો છે ને એ મને તમે આ કેમિસ્ટ્રીમાં શીખવાડી જ દો બંદૂક શીખાય અને કદાચ શીખવાડે તોય અમુકલું તો ન શીખીએ કારણ કે આપણને તો ખબર નથી પૂરું ક્યાં થાય છે મહત્વનો જેનાથી તમને પૂરેપૂરા માર્કસ મળતા એ નાખીએ એટલે છાતી ગાડીને કઈ શીખીએ કાંઈ ભાઈ બાપા કરીને શીખવું પડે તમારા માટે દેવ છો બધું છો જે છો તે છો આ બધું તો ઓલો શીખવાડે કારણ કે ભડાકે થોડું શીખાય છાતી ગાડીને શીખાય સાચું કહેજો શીખાય બીકનો મારે શીખવાડે થોડું શીખવાડે પણ નહીં મજા બગડી જાય જો વચમાં ક્લુ રાખી દે ને એવું છુપી આપણે ઓલી વખતે ક્લુ રાખી દેવી મજા બગાડના હવે તમને વાત કહું મજા કેમ બગડી જાય કેવી બગડે અહંકારથી કાંઈ ન શીખાય અહંકાર મૂકો તો શીખાય એટલે જીવનમાં કાંઈ શીખવું હોય પામવું હોય મેળવવું હોય તો અહંકાર મૂકવો જ પડે આ શીખવા જેવું છે એક બેનને ઘરે એટલે ભાઈને પતિ પત્ની ત્યાં મહેમાન આવ્યા બે ત્રણ બપોરે તો જમાડ્યા બધા શિરોપુરીના જે કઈ કર્યું છે જીમા હજી બપોરે જમીને પછી ગરદણી મહેમાન હતા ગરદણી મહેમાન એટલે ગરદણી અને ઘરવાળાને કીધું કે હવે અમે ફરવા જાય સાંજે આવશું હા હા તમે તમારે જઈ આવો પણ સાંજે જમવાનું બનાવી રાખજે શું બનાવી રાખવું તમે કયો એટલે પત્ની અને પતિને કે તમે કયો શું બનાવી રાખવું તો તને જે મન પડે બનાય ને એમાં મને શું નકામ વચમાં નાખે છે ના ના ના આજ તો તમે જ કયો તમે રાખો ભાઈ ફાવે તને આવડતું જ હોય અમને બહેરાન તમારાથી એમ કેમ કેવાય કે અમને જે આવડતું હોય બધું જ આવડતું હોય તમે કયો કીધું ને બધું જ આવડતું ને અમને તેમ સારું ઢોકળા બનાય ખમણ ઢોકળા એ બનાય ના પાંચ વર્ષથી આ કોઈ ઢોકળા ખાધા નથી જો આવડતું હોય તો તે ન કર્યા હોય આ ન કર્યા હોય ન આવડતું હોય તમે જાઓ છો નું મને તમારે ફરી આવો સાંજે ઢોકળા તૈયાર તમારે ઢોકળાનું કામ છે કે બીજું બીજી બધી લપારી કરવાની વાત છે આ કહેવાય તારે શું માથા કૂટવું સારું ઢોકળા તૈયાર કરજે નીકળી ગયા અને મેં માને લઈને ફરવા ગયા પેલા છે ને અત્યારે જે તરતને બેસનનો લોટ લાવે અને એમાં તરત લીંબુના ફૂલ ને પેલા સોડા બધું નાખી ખાવાના સાજીના ફૂલને નાખીને ફટફટ ફટફટ હલાવીને પછી અમને ઢાળીને પછી વરાળમાં નાખીને જે ખમણ ફૂલે મલમલિયા કરી નાખે છે એવા ઢોકળા પહેલાં ન કરતા પણ આથી ને કરતા લોટનો હાથો નાખે ને ખાત્યા ઢોકળા પણ એ જ ગુણકાર્યો એમાં બી હોય વિટામિન્સ એટલે ઉણપ ના પાડે એ પ્રજિકો એમાંથી મળી જાય મોટા મોટો સોર્સ એ છે એટલે હવે આ ઓલા તો વૈયા ગયા અને આને હઠ કરી લીધી અમને બધું આવડતું હોય અહંકાર પૂતળું હકીકતમાં આવડતા નહોતા પણ હવે અહં એટલે પછી મું હવે ઢોકળા કેમ કરવા એટલે પાડોશમાં ઉપડ્યા હવે ત્યાંય અહંકાર મૂકે તો એટલે બેન તો તરત સમજાવે કે ભાઈ આમ થાય તેમ થાય પણ મને નથી આવડતું એમ ક્યાંય કરી શકે અહંકાર ન્યાય ખુલ્લા નથીયા અને એમને પકડી રાખ્યું તમે જોજો કેવી હેરાન થાય છે એટલે પેલા બેન ની પાસે છે ઓહ આવો આવો શાંતિ કરી ઢોકળા ને જાણવા આવ્યા તા તે બેઠા ને પછી ઓયલા બેન ને તો કઈ ખબર નતી એટલે સેજે બીજી ત્રીજી વાતો થાય વાત વાત ધીમે ધીમે જ આવે પછી રસોઈ ની વાતે ચડાવે વાનગીઓની વાત બોલે એમ કરતા કરતા પછી કે આ ઢોળા છે ને આમ તો સારી જ ચીજ છે હજી કહેતી નથી ઢોકળા બહુ સારી ચીજ છે પણ એમાં એથોરિટી જુદી હોય બેન હું બનાવતી હોય એ મારી રીત હોય તમે બનાવતા સારી રીત હોય તમારે કંઈક એવી સારી અથોરિટી હોય તો મને કંઈક વધારે સારું જાણવા મળે તો આમ ઢોકળા આમ આપણે કેવી રીતે થાય આમ તો આપણને બધું આવડતું જ હોય બેન પણ આ તો છે જે આવી તો એમ થયું પૂછતી જાઓ અને આપણે કાંઈક વાત કરે તો વાતચીત થાય એટલું બાકી બીજું આપણને આવડતું જ હોય ને એટલે કે એમાં તો બીજું શું છે સારું થવા મસાલાની પ્રમાણતાની વાત છે તમે સારી રીતે સરખા લોટી મસાલો સરખો પડી જાય એની વસ્તુ સરસ તમે આંગળા કરી દાવ એવું શાક થાય મસાલો જરા ઊંધો પડી જાય તો ફેંકી દેવાનું મન થાય તો એવું જ છે ને રીંગણા શાક એનું એ હોય મસાલો તમે એવો નાખ્યો હોય તો મારે આમ કરી નાખે અને જો મસાલો ઊંધો પડી જાય તો મસાલા વાત છે એટલે આ એ તો મસાલાની જ વાત હોય બેન પણ છૂટાય શું છે આ તો આપણે આ કંઈક વાત કરવાનું ઠેકાણવું એટલે છે ચર્ચા થાય તો નવું હોય તો નવામાં તો બીજું શું છે કે મસાલો કીધું નહીં મસાલો એમને તમે એકડેક થી કહો તો મને કંઈક નવું જાણવા હજી કહેતી નથી મને આવડતું નથી એટલે ઓલી બેન કે કઈ એવું છે જો એ ચણા દાળ લેવાની અમુક માત્રામાં ચોખ્ખા નાખવા બે ને ઘંટી હતી દળી નાખવા હાથ ઘંટી તે દીધી કર્કરો લોટ હા બેન એ તો આપણને આમ તો ખબર જ હોય પણ આ તો છે પૂછતી જાઓ બાકી કર્કરો જ રાખવો પડે ને ઝીણું રાખી તો ચીકણું થઈ જાય હા બરાબર છે એટલે કર્કરો લોટ રાખવાનો બસ પછી એને તપેલા નાખીને બધું ભેળવી દેવાનું એ તો આપણને ખબર જ હોય એકડે એક થી કયો તો આપણને વાત કરવાનો સમય મળે ને આ થાય બાકી આપણને બધું આવડતું જ હોય એ તો ભેળું ને ભેળું તકિયા કલમ આપણને આવડતું જ હોય આપણને આવડતું જ હોય પણ એટલે ઓલી બેન કે હા સારું તો કઉ એટલે એમાં પછી આ લોટ એમાં ખાટી છાશ નાખવાની ગરમ પાણી નાખવાનું અને ગરમ બહુ ગરમ બહુ એલું નહીં હા હા હાથ દાજે હા હાથ દાજે નહીં એટલું એવું લઈને ડોઈ નાખવાનું હા એ તો આપણને આવડતું જ હોય પણ આ તો છે વાત કાઢીએ બાકી આપણને ખબર જ હોય ને આ કરવાનું હોય તેમાં ગરમ છાશ નાખવાની પાણી નાખવાનું અને ભેળું કરી નાખવાનું ઢોકળા તો આમ જ થાય હા બસ તો બીજું શું આમ ન નાના પડે તો તમે કહો તો સાંભળે મજા બહુ આવે છે સારું તો પછી ડોઈ નાખ્યું ને એટલે પછી એમાં આખા થોડા મેથી દાણા નાખવાના અને ઝીણી ધાણી જે આવે ધાણા નહીં સૂકા સૂકી આવે નાના દાણાની એ ધાણી થોડી નાખવાની એટલે એ એની આ પહોંચી જાય સ્વાદ સારો આવે આ એ તો ઈજ નાખવાનું હોય ને ઢોકળામાં ઈજ પડે બીજું શું પડે બસ પછી તો બીજો શું મસાલ પણ ઓલી બેન ને ખબર પડી કે આ આ છે ને આ કોડી કેતી નથી મને આવડતું નથી અને પછી એને ગોટે ચડાવ્યું અહંકાર મૂક્યા વગર કાંઈ શીખાય મૂકી જ દેવું પડે મને કાંઈ નથી આવડતું બાપા તમે કયો એમ થાય કાંઈ વાંધો નહીં આપણને આપણને સાંભળો એટલે ડોઈ નાખ્યું પછી મેથી થોડા દાણા દાણા નાખી દીધા હા બસ પછી મીઠું નાખી દેવાનું થોડું માપસરનું અને સૂકું મરચું લીલું મરચું નાખવાનું અને એ નખાઈ ગયું એટલે મિક્સ કરી દેવાનું ભેળવી દેવાનું અને પછી ઉપર લીલી કોથફરી છાંટી દેવાની અને ઢાકી દેવાનું એટકા કરવાનું ઢોકળા તૈયાર હા બેનિતા આપણને તો આવડતું જ હોય ને આ તો છે આવી તો એમ થયું કે આપડે કઈક બે વાત કરીએ અને ભાઈ એને આથી તપેલું ભરી અને ડોબા ખાંડ તૈયાર કરે એમ મૂકી રાખ્યું અને હાજે આવેલા વળી બેઠા થાળીઓ મૂકી કાંસાની મોટી થાળીઓ મૂકી પ્યાલા મૂક્યા ઢીચણીયા મૂક્યા થોડાના અને મોરલા વાળા ટકી મુકયા બેઠા ડંકો લઈ નીકળીશું પ્રવાહી ઢોકળા ડંકો લઈ આમ તપેલી નહીં નીકળ્યું સમુદ્ર મંથ ના ધનવંતરી ભગવાન નીકળ્યા હતા એમ લઈને ડંકે ડંકે પીસ ગરધણી મેહમાન જોવે આ શું છે ઘરધણી ને તો આમ રૂવાડા બેઠા થઈ ગયા પણ એને એમ થયું કે કઈ વાંધો ઢોકળા રે ખાવાની ચટણી હશે એટલે કઈ બોલ્યો નહી ઢોકળા રે ખાવાની ચટણી હશે ઢોકળા તેની વાહે આવતાંકો ચલવો આને ઓઈલો વીફીઓ ચલવા ઢોકળા તો દે તે ઈ શું છે ઘરમાં પગ દેતી ને ઘરમાંથી નીકળી જવું પડ્યું અને પ્રવાહી ઢોકળા ખવડે હવે એને કીધું કે મને આવડતું નથી તો પણ અહંકાર રાખે તો કઈ શીખાય નહી એટલે ગીતામાં કીધું છે હવે સાંભળજો બહુ મહત્વની વાત તો હવે આવે પણ એક સ્ટેપ આવે ને અર્જુન આ જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કે અર્જુન જ્ઞાન શીખવું હોય ને તો એની ત્રણ રીત છે પ્રભુ બતાવો તદવિધિ પ્રણીપાતે પરિપ્રશ્ને સેવૈયા તમે ગુરુ પાસે જવાનું લાકડી પડે એમ પ્રણીપાત કરવાનું છે પાને પાને પ્રશ્ન સંતોષ પૂછે પ્રશ્ન પૂછ્યા વગર ક્યારેક જ્ઞાન થતું નથી પોતાનો પ્રશ્ન હોવો જોઈએ અથવા તમે એમનો સીધું સાંભળો છો એટલે જ્ઞાન નથી થતું પોતાનો પ્રશ્ન થવો જોઈએ પ્રશ્ન કરવાનો અને ગુરુની સેવા કરવા આ ત્રણ કરો તો જ જ્ઞાન થાય આજે ગણાય પ્રશ્નથી જ આપણે જ્ઞાન લઈ લઈએ એમ ના થાય પેલું તો પ્રણીપા સાવ દાસ થઈને બેસી તો જ થાય નતર ના થાય એમને શીખાય જ નહીં નિમા વગર શીખાય નહીં દ્રોણાચાર્ય એમનો દીકરો અસ્વસ્થામાં અને અર્જુન એમનો દીકરો તો નતો પણ અર્જુન નું નામ જ છે અ એટલે નહી રુજુ એટલે સરળ ફરીથી ન એટલે અરુજુ એટલે કડક અકડ ન આવ્યો પાછો સરળ અર્જુનનો અર્થ શબ્દ નો થાય છે સરળ હવે એવો સરળ એટલે દ્રોણાચાર્ય બધી વિદ્યા અર્જુનને આપી અને પેલો સગો દીકરો અસ્વસ્થ માતો એને બધું ન આપ્યું દ્રોણાચાર્ય સેલ્યુટ કરવી પડે નહીતર એના પુત્ર મોહ કેટલો કે અસ્વસ્થામાં હતો હું કહ્યું તો મહાભારતમાં મોતને ઘાટ ઉતરી ગયા બધા આવો અસ્વસ્થામાં વાલો પણ છતાંય સલામ કરવી પડે ને અર્જુનને બધી વિદ્યા આપી અસ્વસ્થામાં ન માથા પછાડીને મરી ગયો મને તમે બ્રહ્માસ્ત્ર ફેંકવાનું શીખવાડ્યું વાળતા કેમ નથી શીખવાડતા તમે અર્જુનને શીખવાડ્યું છે અર્જુન તું નથી આવી સ્પષ્ટ વાત સગો બાપ તમે જોવાય એમાં એને કેટલી ચાર ચાંદ લાગી જાય એને એને માટે મરી જાય છે હથિયારો છોડી દે છે મહાભારતમાં અને એટલે જ મરે છે ને દ્રોણાચાર્ય એટલું અસ્વસ્થામાં વાલો મરી ગયો એટલું સાંભળ્યું હથિયાર છોડી દીધું અને એને પહેલેથી કીધું હતું યુધિષ્ઠીને મરી જાય છે તો હું હથિયાર છોડી દઈશ કારણ કે મને બહુ વાલો છે ઓહો છતાંય વિદ્યા આપીને કેમ કે તું અક્કડ છો તારામાં અહંકાર છે અર્જુનમાં અહંકાર નથી એ પાત્ર વિદ્યા આપતા નહીં ત્યારે આપતા નહીં એટલે શાસ્ત્ર માં લખ્યું છે પાત્ર ન મળે તો વિદ્યા સાથે લઈને સરળ થાય તો એમનું નથી શીખાતું પણ આવી એક વાત લૌકિક વિદ્યાઓ છે ને એમાં કાંઈ પણ તમારે શીખવું હોય ને તો ઉપર ઉપરથી નમી જાઓ મીઠી વાણી જબાલ બોલી જાઓ સરળ થઈ જાઓ नही कहता पे चित्ता चोर दगलखोरा दूना नमे चित्ता चोर कम्म कपट राखी नहीं, ते नीखी सको ओला खबर नहीं याद रखो सत्संग में कपट कर क्या कई शिखातु नहीं लौकिक विद्यावी विद्या आत महत्व ते उपर ठीक नमरता सरलता देखाड़ी बधु शीखी सको જેમ કુમારીલ ભટ્ટ હતા અને બૌદ્ધ ધર્મ ન જ એને શાસ્ત્ર કરીને ભારતમાંથી ઉખેડવો હતો શંકરાચાર્ય પહેલા એને પ્રયાસ એને કરેલો તો બૌદ્ધ ગુરુ એ વખતના પ્રકાંડ એક નંબરના પ્રહા મહાવિદ્વા હતા બૌદ્ધ ગુરુ એની પાસે શિષ્ય થયા અંદરથી કપટ હતું કે આની પાસેથી શીખી એને શાસ્ત્રમાં હરાવવા જોઈએ અને કુમારેલ ભટ્ટે બૌદ્ધ ધર્મ શું છે એનું ઊંડું જ્ઞાન બૌદ્ધ ગુરુ પાસેથી મેળ્યું શિષ્ય થઈને અને જેવું સંપૂર્ણ થઈ ગયું અને પછી જ ગુરુને કીધું હું શુદ્ધ હિન્દુ છું અને વૈદિક વિદ્વાન પુરુષ છું અને વેદ ધર્મની રક્ષા માટે મેં સનોય પહેરી છે અને મારું પ્રતિજ્ઞા છે વેદ ધર્મના રક્ષણને ઉદ્ધારની આવી જાવ ગુરુ મહારાજ હવે આપણે શાસ્ત્રાર્થ કરીએ વિચાર કરો અને ગુરુ અચુંબો પામી ગયા તું હા આને શાસ્ત્રાર્થ કર્યો અને ચેલાયે ગુરુને હરાવ્યા હરી ગયા ગુરુ અને ત્યારથી એનો પગરણ માંડ્યું બૌદ્ધ ધર્મને ઉખેડવા માંડી અને પછી શંકરાચાર્યને ખબર પડ્યું છે મારે જે કામ કરવું છે એ ભટ્ટે શરૂ કર્યું છે એટલે એને મળવા દોડી જાય છે ત્યારે તેને ઘણું બધું હલબલાવી નાખ્યું હતું કુમારીલ ભટ્ટે પણ જ્યારે મળ્યા ત્યારે કુમારીલ ભટ્ટ પાછી એક વાત જોઈજો ભૂસ્સા આવે ને ઘઉં ડાંગરના કાઢીને ભૂસ્સો આવે ને એનો ભઠ્ઠો કરેલો એમાં એ આગ લગાવેલી ધીમે ધીમે સળગ્યા કુંભારના ભઠ્ઠાની જેમ એના ઉપર કુમારી ભટ્ટ બેઠા થયા અરે આ કેમ કરો અને અહીં સુધી અગ્નિ આવી ગઈ હતી અડધી તો ને જાંક સડસડ સડસડ થતી હતી આ સુધી ગમે તેમ બૌદ્ધ ધર્મને હરાવવા માટે મેં ગુરુ પાસે વિદ્યા શીખી અને એ જ ગુરુને મેં પરાસ્ત કર્યા મેં ગુરુ દ્રોહ કર્યો છે એટલે હું એનું પ્રાયશ્ચિત કરું છું આ રીતે મારું પ્રાયશ્ચિત હોય પણ હિન્દુ ધર્મ માટે કર્યું છે શંકરાચાર્ય કીધું કે મારા તમને આશીર્વાદ છે ભલે મેં બહુ જ વેદવિદ્યાના હિત માટે કર્યું છે પણ ગુરુને છેતરો તો છે ને એ પુરુષો સમજે છે કે સાધુ સંતજન ગુરુજન પાસે કપટ કરાય ને સમજવા જેવું છે આપણે જેની પાસે શીખ્યા હોય ત્યાં શીંગડા ભરાઈએ છે. અને ભૂસામાં તો આપણે નથી બેસાઇને બેસાડીએ છીએ જાણવા જેવી વાત છે આ જાણવા જેવી વાત છે એટલે કપટ કરીને લૌકિક વિદ્યાઓ શીખી શકાય શાસ્ત્રાર્થે પણ લૌકિક છે પણ અધ્યાત્મ જે છે એ અંદરથી નિષ્કપટ અને અંદરથી નિર્માણ થયા વગર ક્યારેય શીખી ના શકાય બીજી શીખી શકાય કર્ણો કપટ કરી શીખ્યો નહીં પરશુરામ તો વ્રત હતું બ્રાહ્મણો જ શસ્ત્ર વિદ્યા શીખવાડ બીજાને ન શીખવાડ પણ કર્ણ છે એ તો સુપુત્ર ક્ષત્રિય હતો તો પરશુરામ પાસે ખોટી જનો પહેરીને બેસી ગયો અને કીધું કેમ હું ભૂદેવ છું અને મારે એટલું બધું પાકું કર્યું છે ક્યુ ગોત્ર ક્યુ આ એ બધું ત્રિકાળસિંહ જેમ બોલે પાછું અને પરશુરામને ખબર જ ના પડે કે આ ક્ષત્રિય છે સુતપુત્ર છે અને ધરાઈ ધરાઈને વિદ્યા આપી અને પછી તમે જાણો છો ભમરો થાંગમાં બેસી ગયા અને પછી એનો લોહી નીકળ્યો ને પરશુરામને સાથળને અડ્યું શરીરને અને ગરમ ગરમ લાગ્યું અને એકદમ પરશુરામ બેઠા થઈ ગયા અને આ જોયું તો જીવડો ઝાંગમાં અને લોહી વહી જાય અને પરશુરામને ગરમ લાગીને ઉઠી ગયા અને પરશુરામ ધગી ગયા બોલ કોણ છો તું બ્રાહ્મણના દીકરાથી આ સહન ન થાય બોલી દે તું કોણ છો નહીં તો બાળીને ભસ્મ કરી નાખું મના ધ્રુજી ગયો કરાજ મહારાજ માફ કરું હું ક્ષત્રિય છું મારી સાથે કપટ કેમરીમાં છું મહારાજ મારું કોઈ નથી મારી મા કોણ છે મારા બાપ કોણ છે મને કોઈ ખબર નથી અને મને શસ્ત્ર છે ને એ જોઉં છું ત્યાં ધ્રુજાની ચડે છે અને અર્જુન છે સાંભળ્યું છે ત્યાંથી મને થાય છે કે મારે ભૂપાઈ દેવું છે એટલે મેં શસ્ત્રો ઉપાય છે પણ તે મારી સાથે કપટ કર્યું છે જા ખરે તને બધી વિદ્યા ભૂલાઈ જશે એ સુની છે ને એમાં અનસુની કઈક છે હા એકલવ્ય ગુરુદ્રોન ની પાસે ભણવા આવ્યું એકલવ્ય ગુરુદ્રોને કહી દીધું કે તું આદિવાસી છો નીકળી જાય હું તને નહી મારી કોલેજમાં દાખલ નહી કરું તમે વિચિત્રતા જોવો આપણે ત્યાં બધો કાસ્ટિઝમનો ઘોર વિરોધ થાય છે ને જ્ઞાતિ જાતિનો ઘોર વિરોધ થાય છે પણ કોઈ પણ સરકારી ક્ષેત્ર કે બિન સરકારી ક્ષેત્રમાં તમે ફોર્મ ભરવા કાસ્ટનું ખાનું પહેલું હોય તો આનાથી બીજું વિચિત્રતા કઈ એક બાજુ તમે કયો છો જાતિ છોડી દીધું અને બીજી બાજુ પેલું ખાનું ભરાવે બક્ષી પંચ માં છોક ફલા છો કે આ તો ક્ષત્રિયો સિવાય કોઈ પ્રવેશ નથી એકલવ્ય પર ભણવું છે પ્રભુ નહીં પ્રવેશ થઈશ આના ઉપર લોકો બહુ ટીકા કરે છે કે એકલે કાઢી લો ગુરુ દ્રોણે અરે ભાઈ ગુરુ દ્રોણે નથી કાઢ્યો હવે જે રાજ્યના રાજાધિકાર હોય જે ગુરુને રાખ્યા હોય એ પછી કેવી રીતે બીજા એના ટ્યુશન ક્લાસમાં ઘુસાડે તમને પર્સનલ ટ્યુશનમાં કોઈ બંગલાવાળા રાખ્યો અને પાડોશમાંથી કોઈ આવીને એમ કે સાહેબ મારે ભણવું છે તો બંગલામાં તમે બેસવા દે હવે આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ અને પછી થને નકામાં માછલા દ્રોણાચાર ઉપર ધો છે એક લેવલે આદિવાસી કાઢી ક્ષત્રિયો રાખ્યો છે વિષ્મદા પાંડવ આદિવાસી ભણવું છે એમાં ક્યાંથી એને રાખે તમે જાવ તો તમને રાખે પર્સનલ કોચિંગ છે ને એમાં તમને કેમ ઘૂસવા દે એમાં શું દ્રોણાચાર્ય ખોટો કરી નાખ્યું એટલે કઉ અંશુની વાત આવશે દ્રોણાચાર્ય થોડોક ઓલાય છે પણ સલામ એને દીકરાને વિદ્યા ના આપી અર્જુનને આપી એમાંથી એક બીજી વાત જાણવા જેવી છે એટલે એક તો જતો રહ્યો પણ એને વિદ્યાભાઈ મારે લેવી લેવી ને લે પછી તમે જાણો છો ને પાંચ પાંડવો અને પેલા દ્રોણાચાર્ય નીકળ્યા છે સાથે કૂતરો છે એ બહુ ભસે છે બાર્કિંગ બહુ કરે છે તો ક્યાંકથી બાણ આવ્યા અને કૂતરાના મોઢામાં ફીટ થઈ ગયા કૂતરો બંધ થઈ ગયો અને દ્રોણાચાર્ય કે જે કૂતરાને બોલતો બંધ કરી દો કુતરો મર્યો ને લોહીનું એક ટીપું વાત એ સાચી ને આમ કેવી રીતે ખળી જેમ ગોઠવાઈ જાય આ ક્યાંથી આવ્યું છે તપાસ કરી ત્યાં તો એકલબ્ય નીકળ્યો આવીને પગમાં પડ્યો ત્યાં આ કર્યું નામ શું મને ન ઓળખ્યો યાદ તો આવતા એ જ છું બાપજી હું એ જ છું તો તું આ શીખકો ની પાસે આપની પાસે મેન ક્યાં શીખવાડ્યું છે આવો બતાવું અને ગુરુદ્રોણ ની માટીની મૂર્તિ બતાવી બધા મેં તમારી પ્રતિમા બનાવી એની પાસેથી શીખ્યું હમ સાચું છે તો મારો શિષ્ય છે જરૂર અફકોર્સ ગુરુ દક્ષિણ આપો માગી લ્યો જમણા હાથનો અંગૂઠો આપી દો ખતમ વિદ્યા ભાઈ વિદ્યા ખતમ થઈ ગઈ ને બધી બસ આના ઉપર બધા ટીકા કર્યા એટલે આ નકતાની કંઈક હદ હોય એક તો એડમિશન આપ્યું નહીં ભણાવ્યું નહીં ઓલો એની રીતે શીખ્યો અને ગુરુ થઈને બેસી ગયો અને દક્ષિણામાં જમણા અંગૂઠો માગી લીધો શું કાંક અર્જુન કરતા કોઈ સવાયો ન થવો જોઈએ એવું દ્રોણ મનમાં છે એટલે એકલબી એનાથી સવાયો થઈ ગયો એટલે અંગૂઠો કાપી લીધો અને આવી રીતે માછલા આ ધોવે છે ને આજગી પર્ત આ ધોવે હું તમને થોડાક પ્રશ્નો તમારી આગળ મૂકું કે માટીની મૂર્તિ મૂકે એ જમાને જે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા હતી એ મંત્રો થી ચાલતા મૂર્તિ માંથી ક્યાંથી મંત્રો જાણી શકે જે એને બાણ ફેંક્યા હતા કૂતરાને એ શું કહે અભ્યાસથી થઈ શકે એક બાણ જાય ચાલો અભ્યાસથી પણ એ બીજું આ કૂતરાના મોઢામાં એક પછી એમાં થાય ને બધા ગોઠવાઈ જાય એ કોઈ અભ્યાસથી થાય મંત્ર વિદ્યા છે એક થી અનેક થાય અને તરત એનો મોઢું બંધ થઈ જાય અને એ પાછો કૂતરો કઈ જોયો નતો અવાજની દિશામાં ફેંક્યા હતા શબ્દ વેધી હતા ત્યાં બાણ ગયા મોઢું ગોયતું મોઢામાં ગોઠવાના બંધ કર્યું આ અભ્યાસથી થાય મંત્ર વિદ્યા છે તો એ માટીમાંથી મંત્ર વિદ્યા આવે મૂર્તિ તો બોલતી નથી ભાઈ કોઈ સાચું વિચારતા નથી હકીકતમાં એકલવ્ય ચીટીંગ કર્યું ચોરી કરી એને શીખવું હતું મૂર્તિ બનાવી ગુરુ પ્રત્યે આદર પણ છુપો છુપો એટલે પાંડવો કૌરવ શીખવાડે ને ત્યાં એકલવ ગુમા કરે અને ગુરુ જે મંત્ર આપે એ માળો પકડી લેચમાં બ્રહ્મરાક્ષ એ મંત્ર પકડી લે અને એનો અભ્યાસ કરે અને એમ ઓલા પછી પાંડવો પછી મંત્રો બોલી ને અભ્યાસ કરતા એ મંત્રો ગોખી લે આખી વિદ્યા જેને હડપ કરે ચોરી એટલે દ્રોણાચાર્ય કોપી લાગુ કર્યો મારે તમારા શબ્દો કેવા પડે એટલે તમને સમજાય છે આ ચોરેલી વિદ્યા છે એટલે ચોરેલી વિદ્યાનું આ પરિણામ હોય બીજું શું હોય તમે યુનિવર્સિટીના પાસે ચાન્સલર હોય કે જે હોય તેની પાસે તમે કેસ દાખલ થાય શું થાય બેસવા જ ના દે આ તો ચોરીનો કેસ છે કોપી કેસ એટલે અંગુઠો કાપી લીધો આમાં દ્રોણાચાર્ય ખોટું શું કહ્યું બોલ मूल बात है कपट कर आदिविद्या कदाच सीखी सकत हम ये अध्यात्म है ग्य करो छीखी सकते हाँ तब सत्संग में आओ तो तब कदाच शब्दों शीखी जाओ पैम अध्यात्म न सीखी शको अध्यात्म शू एक राजा सांभज रोज एक पवित्र ब्राह्मण ने पता दरबार में घरे बोलावे રામાયણ ભાગવતની કથા સાંભળી બહુ જીજ્ઞાસ મૂકશું ઘણો સમય જ્ઞાન થાય સમજાય કથા સમજાય જીવન સમજાય બધું થાય પણ અંદરથી ભજનમાં રૂચિ થવી અજ્ઞાન ઓછું થઈ જવું પ્રકાશ થવો ભગવાનમાં હેત થવું દોષ ઉખડી જવા પરમ શાંતિનો અનુભવ થવો ભગવત અનુભૂતિ થવી એ કંઈ થાય નહીં આ જ એ કપટ કરીને થાય ગમે તેમ કરે તો ન થાય અંદરનું જે જગત છે એ ખુલે જ નહીં ભગવત તરફ કેમ ગતિ થાય હા તમે અનુકરણ કરી માળા કરી શકો પણ માળા ઉગે નહીં જ્યાં સુધી તમે કોઈને સાંભળો કોઈને ગુરુ કરો એની પાસે દાસ્તા સ્વીકારો એના થઈ નિષ્કપટ થાવ અને એને આથી ન થાવ તદવિદ્ધિ પ્રણીપાતે પરિપ્રશ્ને એને સેવ્યા ન કરે ત્યાં સુધી હજી સુધી કોઈ ભજનમાં સફળ નથી થયું મોક્ષ દ્વારમ અપાવ્રતમ કે જયારે સાધુઓ છે મોક્ષનો છે ને ત્રેપન ચોપન વચ્ચે છે એ દરવાજો છે ત્યાં અહંકારથી કપટથી કાંઈ ના મળે એટલે પેલા રાજાને કાંઈ આમ પ્રગતિ થાય નહીં એટલે એને દિવાન હતો ને એને કીધું કે દિવાનજી આ કથા તો આપણે ઘણા વખત થી સાંભળીએ છીએ મને સમજાય છે બધું જીવનનું નાનો તેનું મહત્વ આ છે બધું આ દુર્ગતિ સદગતિ બધું સમજાય છે ભગવાન પણ મને ઉગતું કેમ નથી અને ભજન પાકતું કેમ નથી હું છું એનાથી મારે બીજું થવું જોઈએ મારો આંતરવિશ્વાસ જગત નથી બદલતો દીવાનજી કીધું મહારાજ રાજી રહેશો તો કહું હા બોલો નાખુશ નહીં થા હોય તો ના મારા તમે કથા સાંભળો છો પણ તમે સિંહાસન ઉપર બેસો છો અને જેને ગુરુ માયના છે એને તમેઠે બેસાડો છો શિષ્ય થયા વગર ક્યાંથી આવશે પાણી ઉપરથી નીચે આવે નીચેથી ઉપર આમ કેમ ચઢો તમે કંઈક લેવું છે ને તમે દાન કરવું હોય તો સિંહ બેસો પણ ગુરુ પાસેથી લેવું છે નીચે બેસો અને મહારાજ યાદ રાખજો નીચે બેસવા માત્ર આ વિદ્યા આંતર નહીં ખુલે અંદરથી તમે રાજાનો અહંકાર મૂકી અને એનાથી પણ નિમ્ન થઈને તૃણવત થઈ અને જયારે તમે હાથ નમાવી દાસ થઈ જશો ત્યારે તમને વિદ્યા આવે અધ્યાત્મક જગત ખુલશે આપોઆપ તમારા આંતર જગત ખુલશે આંતરમાં તમને ભગવાનનો પ્રવેશ થશે મહારાજ આ કથા સાંભળીને હું તો આખો બદલાઈ ગયો કારણ કે મને એનામાં ગુરુ બુદ્ધિ છે મેં એના જ આગળ તૃણવત માનો છે હો જોયું તમે અને પછી રાજા શિષ્ય ભાવે બેઠા અને પછી અંદરનું જગત બદલાણું સમજવાનું એ છે કથા સાંભળીએ બધું સાંભળીએ પણ જ્યાં સુધી આપણો ઈગો ન જાય થાય ત્યાં સુધી ઓમકાર ક્યારેય ગુંજતો નથી હું કાર બંધ ન થાય ત્યાં સુધી ઓમકાર ગુંજે એટલે આપણે સાંભળીએ છીએ ઘણું ઘણું કરીએ છીએ ભજન કરીએ સેવા કરીએ બધું કરીએ પણ ઓઈલો જે છે ને એમને એટલે ભજન થતી નથી કદાચ વ્રત તાપ જાપ માળાઓની સંખ્યા વધી જાય છે યાદ રાખજો તમને આ જો સૂક્ષ્મ વાત સમજાતી હોય તો એ બધું વધી જાય પણ ક્ષણ માં જે કામ થતું હોય છે ને એ રાજી જે થાય છે એ સાધનોથી નથી થતું પણ આપણે એ કરવા તૈયાર નથી માથું નમાવવા માથું આમ નમાવીએ છે પણ અંદરથી નમતા નથી તમે છોકરાને તમારો નાનો બાબલો હોય બે પાંચ વર્ષનો મંદિરે લઈ આવો તો પરાયને માથું પકડી સાધુના પગમાં નમાવો પણ અંદર થોડો નમે છે આ નહીં કરેતા લપ નહી છોડે એટલે બાકી તો હવે દંડવત પ્રણામ તો એટલે કેવટ કે જ્યાં સુધી પગ દોડાવવાના હતા બધું જ કરવાનું નમસ્કાર એ નથી કર્યા કેવટે રામચંદ્રજી ને કિનારે હુકમ જ કર્યા છે પગ ધોવા દેવા પડશે અહીં ઉભું રહેવું પડશે મારા પરિવાર ને બોલાવું છું તર્પણ કરાવવું પડશે આમ કરાવવું પડશે બધું હુકમ કરીને કરાવ્યું અને પગ ધોળાવ્યા ઉપાડ્યા નવકામ બેસાડ્યા સામે કાંઠે લઈ ગયો પછી દંડવત મહારાજ હવે હું આપનો થઈ ગયો હવે આપના ચરણે પડ્યા પછી દંડવત કર્યા પછી હવે હું તમને કોઈ હુકમ ન કરી શકો હવે આપનો હુકમ મારા ઉપર ચાલે કેવો કેવટ બુદ્ધિ હવે આપણે ભીલ કહીએ અને આપણે દંડવતે કરતા જાય અને દેતા જાય પ્રગતિ અધ્યાત્મ માં નથી જોયું અહમ કાયદા વગરવારો નથી એટલે કાઢવું જ પડે એટલે અહંકાર ઘણી જાતના છે હવે મૂળ મુદ્દો આવે છે આટલું તો જે આપણે છે નેટ પ્રેક્ટિસ છે અહંકાર ઘણા પ્રકારના છે સારું રૂપ હોય ત્યાંનો અહંકાર હોય ને કોઈ બોડી બિલ્ડર હોય તો જયારે જાય આ દેથાળી શું કરવું છે સ્ટીરોડ લઈ લઈને ગઠ્ઠા કર્યા છેલ્લી અવસ્થા એવા કહડી કહડી ને મરે એના કરતા સાદા રોટલા દાળ બચાવ ખાધો હતો શું વાંધો હતો નામ નથી લેવું રાહતી ક્યાં લેવાય રૂપ અહંકાર હોય ધન હોય વિદ્યા હોય શસ્ત્ર નો હોય શાસ્ત્ર નો હોય ધન નો હોય કીર્તિ નો હોય પદ નો હોય અનેક પ્રકારના અહંકારો છે ગ્રહસ્થાયો હોય સાધુ નો હોય ત્યાગ નો હોય વૈરાગ્ય માળાનો હોય વિદવત્તાનો હોય વક્તાનો હોય બધી જાતના અહંકારો ગણાય એટલા અહંકાર છે અહંકાર અનેક મુખ છે પણ એમાં જે ત્રણ અહંકાર છે એની ધનુપન જ કાઢ નાખીએ ત્રણ એટલે શંકરાચાર્ય કીધું મા ધન જન યોૌવન ગ હરાતી્યાલ માયામય અખિલ બ્રહ્મ પદ્ પ્રવિ વિ ભજ ગોવિંદજ ગોવિંદ ગોવિંદ યવન નો ગૌરવ ન કર પણ ગોવિંદ નું ભજન કર આ બધું માયામય છે કાલની થપાટ પડશે ઉડી જશે તારું પાસે કોઈ રહેવાનું નથી માટે હરિ ભજન કર શું હરિ નું ભજન કરવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેટલા નામ લેવાઈ ગયા કેટલા નામ લેવાય ગયા બાલા ભક્તોજનો જે સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવન નું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુ ટ્યુબ ફેસબુક વગેરે માધ્યમો થી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરૂકુલ પરિવારની YouTube ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો